आज आपने गर प्रथम प्रकरण पचासम वचनामृत वाइच श्रीजी महाराजे ज प्रश्न पूछो के शास्त्र में एम कहू के कुशाग्र बुद्धिवाला ने ब्रह्मी प्राप्ति थाय ब्रह्मी एगवत प्राप्ति थाय तो संसार व्यवहार में बहुत जाणता शास्त्र, पुराण वगैरेना बहुजाणता हो तो कुशाग्र बुद्धिवाला कहवाये कि नहीं पी श्रीजी महाराजे जव, जवाब कहू कभी व्यवहार में भले बहु जाता होास्त्र पुराण इतिहास वेद उपनिषद बहुजाता हो परंतु जो पोता कल्याण ने अर्थे कोई उद्यम करता नहीं तो ये बुद्धिवाला मूर्ख है भले बुद्धि थोड़ी होवा जाय पर कल्याण ने अर्थे प्रयत्न करे छे, ये सर्वे बुद्धिवाला है कल्याण एटू कर भलू करव हित करव मंगल करव एक सम्राट श्रेष्ठ विद्वाहता श्रेष्ठ साहित्यकारों श्रेष्ठ संगीतकारों श्रेष्ठ चित्रकारों श्रेष्ठ अधिकारी श्रेष्ठ ज्योतिषीय श्रेष्ठ खगोलशास्त्रीय अच्छा जयरे आवा श्रेष्ठ पुरुषों की कचेरी भराती तारी ए कचेरी दरबार शोभी उठत जलजड़ी उठते कोई ओछत नजा मन में एक विचार एक तुको सूजो कि मरी पास श्रेष्ठ बुद्धिशाड़ी पुरुषों तो है परंतु एकाद मूर्ख पे तो पर्याप्त अधिकारी आ कार्य सोच एकाद मूर्ख शोधी लाओ अधिकारी अमलदारों मूर्ख शोधवा लागी पड़ा एक मेलो शोधी काढ़ो परंतु हकीकत में मूर्ख ना महाज्ञा सत्पुरुष था ऑल योफ साधु पहुंचेल महापुरुष पागल परमहंसर उपर, उपर थी बने लगभग सरखा लाग पेला कहीं ठेकाणु न हो देह व्यवहार न परमहंस नेह व्यवहार न ठेकाणु न हो विखरायेला वा हो गंदा कपड़ा हो गम्मे त्या पड़ी रहता हो गो तो जमी लेता हो एकलो एक एकलो तो पागल हसे एकलो एकलो रड़े क्योंकि एकलो शून्य थी जाए बस आ चेष्टा परमंशीपण हो प्रभु प्रेम में क्योंक एक खड़खड़ाट हसे क्योंक रड़े क्य शून्य थी जाए गमे त्या पड़ी रहे गम्मे ते देह निर्वाह करे बहिरंग दृष्टि पागल परमहंस बने सामन लागे आंतरिक दृष्टि बहुच मोटो भेद हो परंतु आंतरिक अवदशा दशा अवस्था जो दृष्टि समाज पास नहीं होती ये तो जेने अंदर थी आँख उघड़ी होने ज आंतरिक दशा सत्पुरुषो देखाए बाकी तो बाह्य लिबास मा मा पकड़ी ने राज में छतराय राजेरी राजा नो कई चाहक न होने राजा नी गुलाबी नी पड़ी पर न हो परमहस चाह गई चिंता गई मनवा बेपरवा जिसे कछु ने चाहिए वो तो शाहहंका शाह आने को तमा से गमे सम्राट आत्र चार बाजु जो प्रणाम सलाम न मुजरो राजा ने खरेखर मूर्ख है नही आट शिष्टाचार तो समझे अपनु माप मनस ने जुवा शिष्टाचार मो बाह प्रवृत्ति मैं પણ આંતરિક સત આચરણ સુધી દ્રષ્ટિ પહોંચતી નથી પરિવાર શું છે આજીવિકાનું શું છે આવું બધું પૂછ્યું એમણે તો પહેલો તો ખડખડાટ હશે રાજાને નક્કી થયું ગયું મારે જેવો જોઈતો હતો એવો જ મૂર્ખ ગોતી લાવ્યા છે तो राजाए एक आवड़ू बोर्ड पार्टियो तैयार कर रखेलू पर लखेलु मूर्ख ए पेला हवे मूर्ख गड़ा में पार्टिय पेहरा दी थी हम आने बदा समझे कि मूर्ख तेरे आ परमंश एटल बोल्या आम क्या सुधी पहख ત્યારે રાજા એ કહ્યું કે તારા કરતા કોઈ મોટો મૂર્ખ મળે ત્યારે એના ગળા પહેરાવી તું છૂટો ભલે ભલે ભાવ સરસ એમ કહીને બહારથી દેખાતા પાગલ પરમવંશ રાજાની કચેરીમાંથી નીકળી ગયા અધિકારીઓને કહ્યું કે હવે આપણી કચેરીનો સદસ્ય થયો ચાહે ત્યારે આવે ત્યારે એને પેશવા દેવો વર્ષો ગયા સમ્રાટ બીમાર પડ્યા અસાધ્ય રોગ લાગુ પડ્યો સાજા થાય એવા કોઈ ચિહ્નો દેખાયા નહીં એટલે એમણે રાજ્યના એવા અધિકારીઓ અમલદારો એને મળી લેવાની છૂટ આપી કે મળી લ્યો સૌ મળવા આવતા હતા એમાં પાગલ પરમહંસ પણ આવ્યા એમનો નંબર આવ્યો એટલે રાજાની પાસે જઈને તો ઊભા રહ્યા ને પૂછ્યું કેમ છો એટલે રાજા કહ્યું સમ્રાટ કહ્યું કે શું હોય બસ હવે તો મોટી મુસાફરીએ જવાનું ટાણું થયું મોટી મુસાફરી એટલે મરવાનું ટાણું થયું હવે તો મોટી મુસાફરીએ જવાનું ટાણું થયું ભાઈ રાજાને તેમ જ્યાં મુર્ખ આવ્યો ઠીક ઠીક મહારાજ મોટી મુસાફરી હા तो तो तारी बी राणियों तमारा कुवर मैं अरे मूर्ख त्या कोई ना हो ना तो ते ये तो, तो सम्राट छो तो तेरी इच्छा थी जाओ एक કે પછી કોઈ પરાણે લઈ જાય છે અને રાજાને શોખ લાગ્યો કે આ કોઈ મૂર્ખ ને બોલે તમારી ઈચ્છાથી મરજીથી એકલા જાઓ છો કે પછી તમને કોઈ પરાણે લઈ જાય છે અને તમે સમ્રાટ છો તો ક્યાં જવાના છો ક્યાં રોકાવાના છો ક્યાં ક્યાં મુકામ કરવાના છો અને જ્યાં જશો રોકાશો ત્યાં ખાવા પીવા રેવા જમવા છપ્પર પલંગ દાસદાસી નોકર ચાકર બધી વ્યવસ્થા તો તમે કરી રાખી છે ને अरे राजा आंच को लाइ गवाक थी गया आँख में आंसू आ गया कई बोलवा समर्थन न रो इतिहास एनी जीवन एनी पेला पागल देखाता परमवंसे पोता पार्टिय काढ़ी राजा गड़ा में पहरा दी थी अरे यरे आ तू शू करे बस ये महाराज ते मोटा मूर्ख छो મહામૂર્ખ છો મૂર્ખ શિરોમણી છો મહારાજ કોઈ સામાન્ય માણસ પણ એક નાનકડી મુસાફરી બહાર જતો હોય તો બધી તૈયારી કરી નીકળે બધી વ્યવસ્થા આયોજન વિચાર કરીને નીકળે ને તમે આવડી મોટી યાત્રા એ છો છતાં કોઈ આયોજન નહીં કોઈ વિચાર નહીં તો તમારા જેવો કોણ મૂર્ખ કોણ આવજો અહિયાં કોઈને વિચાર થાય કે એમાં સમ્રાટે શું મૂર્ખામી કરી રાજ્યનો વિસ્તાર કર્યો રાજ્ય સમૃદ્ધિનો વિસ્તાર કર્યો મોજમાં મજાથી જીવન જીવ્યો પરિવારનો વિસ્તાર કર્યો પરિવારની સાથે આનંદ ભોગવિલાસથી જીવો શરીરનો અંત આવે એ રીતે સૌ જાય એમ ગયો એમાં રાજાએ મૂર્ખામી શું કરી એનું બધું સારું કર્યું છે હા એને શું મૂર્ખામી કરી એ જેને ન સમજાય એ મૂરખ અને જેને સમજાય એ ડાયો आ वचनामृत कोण मूर्ख को समझत वचनामृत आखी सृष्टि ये, ये रहस्यपूर्ण छ एक, -एक अणु एक एक पदार्थ अनंत रहस्यों गर्भ में लई बैठे પૃથ્વીના પેટાળમાં અનેક રહસ્યો છે સાગરના પેટાળમાં અનેક રહસ્યો છે અવકાશના ગર્ભમાં અનંત રહસ્યો છે અને રહસ્ય હંમેશા ગુપ્ત હોય ઊંડાણમાં હોય ગર્ભમાં હોય પૃથ્વીની તટ ઉપર સતહ ઉપર સપાટી ઉપર તો બધા પથ્થરા માટી કાંકરા ધૂળ એવું હોય સોનું ચાંદી હીરા ઝવેરા તો ધરતીના પેટાળમાં હોય છે સાગરના કિનારે સંખલાને છીપલા હોય પણ મહારત્નો સાગરના ગર્ભમાં હોય છે રહસ્ય ઊંડાણમાં હોય છે એ રહસ્યને જે શોધી કાઢે એ એટલો બુદ્ધિવાળો ગણાય અને ઊંડાણમાં ગતિ કરવા માટે તીવ્ર બુદ્ધિ બુદ્ધિ જોઈએ તીવ્ર બુદ્ધિ જોઈએ કુશાગ્ર બુદ્ધિ જોઈએ કુશ એટલે દાભડો એની ધાર જેવી તીખી તેજ શાર્પ ઇન્ટેલિજન્સ જોઈએ તો જ એ ગર્ભમાં પ્રવેશ કરી શકે પદાર્થના અવકાશના ધરતીના સાગરના મુશળાગ્ર બુદ્ધિ એટલે સાંભેલા જેવી મુશલ એટલે સાંભેલું સાંભેલા જેવી બુદ્ધિ આમાં કામ ન કરે એને કદાચ આ સમજાય પણ નહીં तीखी बुद्धि जुए तीव्र बुद्धि जुए तो मरी तो आज्ञा बुद्धि रहस्यों खुला कर गर्भ में डूबकी मरी अवकाश विज्ञान ભૂસ્તર વિજ્ઞાન અણુવિજ્ઞાન પદાર્થ વિજ્ઞાન શરીર વિજ્ઞાન એવા અનેક વિજ્ઞાનનો વિકાસ થયો છે મોરનું ઈંડું આપણા હાથમાં આપે તો આપણને એમાં ખાલી શું લાગે પાણી પ્રવાહી લાગે કંઈ દેખાય નહીં છતાં મોરનું ઈંડું કેટલા રહસ્ય કેટલા સુષુપ્ત પ્રક્રિયાઓ રસાયણોને સમાવીને બેઠું છે કે જે આપણને ઉકલે જ નહીં એવા ભરેલા એ કોચલામાં પાણી ભર્યું છે અને ખાલી આમ બહાર જ પડ્યું રહ્યો છે અને છતાં એમાંથી જયારે સમય થાય ત્યારે કઈ રીતે કોચલું તૂટે છે અને એમાંથી કેવો પંચરંગી સપ્તરંગી મયુર બહાર આવે છે આ રહસ્ય આપણને સમજાય એમાં રંગ કેમ પુરાતા હશે એક સરખા રંગ પુરાય એના રહસ્ય એના જીન સૂત્રોમાં છે રંગ સૂત્રોમાં છે પરંતુ આજના વિજ્ઞાને એના અણુએ અણુને વાંચી લીધા ખરા ગર્ભમાં ડૂબકી મારી આપણે જે પાણી દેખાય છે વિજ્ઞાનને વૈજ્ઞાનિકોને એમાં તો કેટલાય જીન્સ દેખાય છે કયા જીન્સથી કયો બ્લુ રંગ ક્યાં પૂરાય છે એને ખબર છે એટલે વૈજ્ઞાનિકોને જો તમે કહો તો તમે ચાહો તો તમને સફેદ મયુર પણ પેદા કરી આપે બધા જ રંગને કેન્સલ કરી કહો તો બ્લેક કહો તો બ્લૂ અને કહો તો પંચરંગી કહો તો સપ્તરંગી મયુર પેદા કરીને તમારા આંગણામાં રમતો મૂકે એટલી તીવ્ર બુદ્ધિ વૈજ્ઞાનિકો પાસે છે આટલું રહસ્ય વાંચ્યું એમણે આ માનવ શરીર આપણું છે પણ એક જળના બુંદમાંથી તૈયાર થાય છે એમાંથી કોઈ કાળા થાય છે કોઈ ગોરા થાય છે કોઈ લાંબા થાય છે કોઈ ટૂંકા થાય છે ઠીંગણા થાય છે કોઈ સૌમ્ય થાય છે કોઈ ક્રોધી થાય છે કોઈ હિટલર થાય છે કોઈ ગાંધીજી થાય છે કોઈ જાડા થાય છે કોઈ પાતલા થાય છે એ આપણા હાથમાં નથી કેવું થવું એ ઘણાને પોતાનો ચહેરો ન ગમતો હોય પણ એમાં એનું નથી ચાલતું પરંતુ આ શરીરને વૈજ્ઞાનિકોએ એક એક ડીએ ને વાંચી લીધા એક એક શરીરની લેંગ્વેજ ભાષા રંગ સૂત્રો જીન્સ એને વાંચી લીધા અને તમે ચાહો તો તમારા હાથમાં હિટલર મૂકે ચાહો તો ગાંધી મૂકે એકને નહીં કાર્બન કોપી મૂકે જેને ક્લોનિંગ પદ્ધતિ કહેવામાં આવે છે આ ઓછી રહસ્ય બુદ્ધિ છે શરીરના એક એક અણુને એમણે વાંચ્યો ઉકેલ્યો પરંતુ તીવ્ર બુદ્ધિ તો જરૂર છે પરંતુ આ શરીરના રહસ્યો ઉકેલ્યા પરંતુ આ શરીર શાના માટે મળ્યું છે शरीर ना दाता कोण है आ शरीर न संचालक को मनुष्य जीवन शाइन क्या हेतु आ मनुष्य देहे शुभ करवा रहस्य उकेलो ये परम बुद्धिशाड़ी है ये कुशाग्र बुद्धिवाड़ो है नहींतर तो તીવ્ર બુદ્ધિવાળા દૂર દૂરનું જોઈ શકે છે ઊંડાણમાં જોઈ શકે છે એની બુદ્ધિને તો દાદ દેવી જ પડે મૈસૂરમાં વિશ્વેશ્વરૈયા નામે એન્જિનિયર થયા ટ્રેનમાં મુસાફરી કરતા અને આ વિશ્વેશ્વરૈયા એન્જિનિયરના ચમકારા તમને મૈસૂરમાં દેખાય છે ટ્રેનમાં મુસાફરી કરતા હતા વખતે બ્રિટિશ રાજ હતું યુરોપિયન સાથે બેઠા હોય આ બધું છે ગામડીઓ લિબાસ રાખતા પાઘડી બાંધતા સુરવાળ જબો ખેસ પહેરતા ટ્રેન પૂર પાડ દોડી રહી છે એમાં વિશ્વેશ્વરે એકદમ ઉભા થઈને ચેઈન પુલ કરવા માટે ચેઈન ખેંચવા માટે સાંકળ ખેંચવા માટે ઉભા થયા એટલે પેલા દોડિયા ગાય બેસી જ્યાં શું કરે છે ગાંડો થયો બેસી ગયા થોડી પાછા ઊભા થયા એટલે કે તને મૂરખ છે શું કરી એને તો ખબર નથી આ કોણ છે એવું શું છે તો કે આગળ અકસ્માત થશે આ ટ્રેનને ને એક ટકા બોલો ગભરાઈ ગયા એટલે ચેઇન કુલ કર્યું કારણ કે તપાસ કરો આગળ આગળ દૂર દૂર ગયા તો ત્યાં પટરીઓ કાઢી નાખેલી હતી ટ્રેનના પાટાઓની પટરીઓ નીકળી ગઈ હતી કોઈ શરારત કરેલી કોઈ હવે જો ટ્રેન ગઈ હોત તો બધા જ ખતમ થઈ જાય ત્યારે પેલા ધોળિયા અવાક થઈ ગયા કે મુરબી તમે છો કોણ તો કે મારું નામ વિશેષ સરૈયા છે હું મૈશ્વરનું એન્જિનિયર છું પણ તને આ ખબર કઈ રીતે પડી તો કે જે ટ્રેન દોડતી હતી ને જ્યાંથી સ્ટાર્ટ થઈ ત્યારે એનો મેં અવાજ જોયો અને પછી મેં એનો અવાજ સાંભળ્યો એ અવાજમાં ફર્ક હતો એટલે મને એના અવાજ ઉપરથી ખબર પડી ગઈ કે આગળ સ્લીપરો કાઢી નાખવામાં આવ્યા છે બોલો આ જોઈ શકે કોઈ પાટલિપુત્રમાં ભયંકર નંદ વંશ નું રાજ્ય હતું અને ક્રૂર રાજા હતો નંદ એ વખતે ચાણક્ય થયા વિદ્વાન પુરુષ વિચક્ષણ પુરુષ જો જો દૂર દૂર ક્યાં ક્યાં જોઈ શકે છે આપણી બુદ્ધિ તો આંગણામાં નથી ચાણક્યને નંદ વંશના રાજાની સાથે જોયું તો કે જુલ્મ છે આ હતો આ મોટો રાજા જ ત્રાસવાદી છે અને એમણે નિર્ણય કર્યો કે આ નંદ નિકંદન કાઢી નાખું અને કોઈ સારો રાજાને બેસાડું હવે એની શોધખોળ કરવાની છે કોઈને જોવેલે તપાસ્યા કરે કે આનામાં ચેતન છે કે નહીં એમાં એક એ ચાલ્યા જતા હતા ત્યાં એક દસ વર્ષના બાળકને એક ભોથું ખોદતા જોયો હવે આમાં આપણને કાંઈ રહસ્ય દેખાય એ ભોથું ખોદતો તો અને ચાણક્યને થયું કે આમાં કઈક રહસ્ય છે તીવ્ર બુદ્ધિ જુઓ ચાણક્યની આજે તમે એના ગ્રંથો વાંચો ને ચક્કર જડી જાય તમને એમની પાસે જઈને બેટા આ તું શું કરે છે કહ્યું કે મને ખાપો વાગ્યો એટલે એને ન દો કાઢી નાખો ચાણક્ય કે ખાંપો વાગ્યો તો તારે ક્યાંય ફરીથી નીકળવું છે તો કે મારે નથી નીકળવું પણ જે નીકળશે કોણ છે તારો પરિવાર લઈ ગયા એને કહ્યું કે એમના બાપુજી ને મા બાપ કે આ છોકરો મને સોંપી અને હું એને મહાન બનાવીશ અને એનું નામ હતું ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત મૌર્ય વંશ એમને પાટલ પુત્ર માં હવે આવા ભોથા ખોદ તત્ કેટલાય જોઈએ બુદ્ધિ છે મોરારજીભાઈ જયારે વડાપ્રધાન હતા ત્યારે રશિયા મોસ્કો ગયા એમનું આયોજન હતું રશિયન સરકારે એમને આયોજન આપ્યું કે આવતીકાલે સવારે નવ વાગે પેલા એક સ્મારક છે રાજપુરુષનું ત્યાં મુલાકાત લઈને પછી આપણે પાર્લામેન્ટ હાઉસ જવાનું છે આ કાર્યક્રમ છે સવારે ઉઠ્યા તો રશિયન સરકારે મોરારજીભાઈ દેસાઈ એમના સેક્રેટરીને મેસેજ આપ્યો કે સાહેબને કહેજો કે કાર્યક્રમ થોડો ચેન્જ થયો છે આપણે પહેલાં પાર્લામેન્ટ હાઉસ જઈશું અને વળતાં આપણે સ્મારકની મુલાકાત લઈશું એટલે સેક્રેટરી કીધું કોઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ હું સાહેબને કહી દઉં છું એટલે મોરારજીભાઈને વાત કરી કે આ રીતે કાર્યક્રમમાં ફેરફાર થયો છે મોરારજીભાઈ કે એ વસ્તુ નઈ બને આપણે પહેલાં જ સ્મારકની મુલાકાતે જઈશું જે નિયત કાર્યક્રમ છે એ અને પછી આપણે ત્યાં સંસદ પાર્લામેન્ટ હાઉસ જઈશું સેક્રેટરી તરીકે સાહેબ પણ આમાં સરળ પડે એમ છે ને એટલા માટે સરકારે ફેરફાર કર્યો છે કે આપણે પહેલાં જઈશું તો ઓકવર્ડ છે અને પહેલાં સંસદ ભવન જઈએ અને પછી ત્યાંથી વળતા આપણે સ્મારકની મુલાકાત લઈશું એટલે આપણે વધારે સમય પાર્લામેન્ટમાં આપી શકીશું અને આપણો ટાઈમ સેવ થશે મોરારજીભાઈ કે તને ખબર ના પડે આ પ્રમાણે જ કાર્યક્રમ રહે એમણે કીધું સાહેબ એમાં શું મોટો ફેર પડે છે તો તને ખબર નથી એ રશિયન લોકો મારું માઇન્ડ વાંચવા માગે છે કે આપણા ઢાળા વળે છે કે નહીં જો એને ખબર પડી જાય કે આ થોડો લચીલો છે તો જે કોલ કરાર થશે ને એમાં ઘણું બધું લચીલાઓ લાવશે પણ એ સમજી જશે કે મોરારજી દેસાઈ ઝૂકે નથી એટલે જે નક્કી થયું છે એ જ પ્રમાણે સાયન્સિકા થશે બોલો આ કોણ સમજી શકે આજના તો સમજે જ નહીં આટલું દૂરનું જોઈ શકે છે ઓગણીસો ત્રીસ ની અંદર ગાંધીજીએ જયારે મીઠાના સત્યાગ્રહ ની આહલેખ કરી અને હું કૂચ કરી અને એક ચપટી મીઠું ઉપાડીશ ધુરંધર બ્રિટિશરો લંડન સુધીના મૂછમાં હસતા હતા અક્કલ ગઈ આપણા દેશના મોટા મોટા રાજકીય પુરુષો જેને નામ નથી દેવું એવા નહીં થતું હતું કે ગાંધીજી આ ચપટી મીઠું ઉપાડીને શું કરશે આમાંથી શું થવાનું છે એટલે તો ધરપકડ ન કરી બ્રિટિશ રાજે કે ભલે ઉપાડતો છ ઉપાડતો એ ખોબો મીઠામાં શું થવાનું છે પરંતુ ગાંધીજી સમજતા હતા કે ચપટી મીઠું જ કંઈક કરવાનું છે નાખ્યો હતો પણ કોઈ દેશમાં નહોતું સમજ્યું ઘણી એવી ગાંધીજીની પ્રક્રિયાઓ ક્રિયાઓ વર્તણૂક હતી કે જેને સાથે રહેનારા બુદ્ધિશાળીઓ પણ તીવ્ર બુદ્ધિશાળીઓ પણ રાજાજી જેવા બુદ્ધિશાળીઓ પણ કોઈ સમજી નતા શકતા રેટિયાને હજી નથી લોકો સમજી શક્યા લ્યો અને એ વખતે આ મીઠું શું ઉપાડીને કરવાનું છે નહોતા સમજી શક્યા અને છતાંય ગાંધીજીએ જ્યારે મીઠું ઉપાડ્યું અને એમ કહ્યું કે હું બ્રિટિશ રાજના મીઠાના કરારનો ભંગ કરું છું કાયદાનો ભંગ કરું છું અને બ્રિટિશ રાજના ઇમારતમાં હું લો લગાડું છું તોય હસ્યા લોકો અને એક યુરોપિયન પત્રકારે મુલાકાત કરીને પૂછ્યું કે તમે આ ચપટી મીઠું ઉપાડ્યું એમાં શું થઈ જવાનું છે ગાંધીજી કે આ તું ચાય પીવે છે એમાં એક ચમચી મીઠું નાખું શું થાય તો કે બાપુ ના પીવાય તો કે તું જોઈએ આ મીઠાથી જ સરકાર ભાગશે અને ગઈ એ તીવ્ર બુદ્ધિ છે એક બજેટ બહાર પડે તો કેટલા અર્થશાસ્ત્રીઓ હોય છે પામી જાય છે ને કે પચાસ સો વર્ષમાં કેવી અસર પડશે દેશ ઉપર જે એક એક નેશનની અર્થનીતિઓને જાણી જાય છે વિદેશ નીતિઓને જાણી જાય છે હે જનરલ માણેકશા જાણી જાય છે ઇન્દિરા કહી દેશે મારે રાજીનામું લેવું જ લઈ ગયો પણ અત્યારે યુદ્ધ નહીં થાય હું કઉ ત્યારે થશે તો તમારા હાથમાં હું તમને આપીશ માગશો તે આ બુદ્ધિ છે આવું દૂર દૂરનું રાજપુરુષો અર્થશાસ્ત્રીઓ નીતિશાસ્ત્રીઓ ખગોલ જોઈ શકે છે એ બુદ્ધિ ખોટી નથી ઉપયોગી છે પરંતુ આવું દૂર દૂરનું જોઈ શકનારા પણ જો પણ જો ખોટી નથી આ બુદ્ધિ ઉપયોગી જ છે કારણ કે એ બુદ્ધિ ના સહારે આપણે જો ઘોર અંધકાર રાત્રિમાં જળાહળા થઈને બેઠા છે એટલે ઘણા લોકો પછી મૂર્ખ લોકો આ સમાજના છે બધા એવી રીતે વગોળ્યા કરે છે કે આ એ સાધુડાઓ બધા વિજ્ઞાનની નિંદા કરે છે ડોબા નિંદા નથી કરતા એની મર્યાદા બતાવીએ છીએ ઉપયોગી બુદ્ધિ છે પરંતુ આવું દૂર દૂર જોનારી બુદ્ધિ કે જે કોઈ ન જોઈ શકે એવી તીવ્ર બુદ્ધિ દૂરનું જોનારા પણ જો પોતાનું ન જોઈ શકે તો મૂર્ખ છે પોતાનું શું થવાનું છે સદગતિ થવાની છે દુર્ગતિ થવાની છે સુખી થવાનો છે દુઃખી થવાનો છે કલ્યાણ થવાનું છે અકલ્યાણ થવાનું છે એ પોતાનું શું થવાનું છે એ જે ન જોઈ શકે તો બાકી તીવ્ર બુ ગાંધીજી છતાં પણ ન જોઈ શકે પોતાનું તો જાપાનમાં ટોક્યો શહેરમાં ફાયર સ્ટેશન અદ્યતન બનાવેલું વર્ષો પેલા એમાં એવી સિસ્ટમ રાખેલી કે તમારે જાણ જ ન કરવી પડે ફાયર સ્ટેશનને કોલ કરીને કે ક્યાં આગ લાગી છે એવી રીતે એણે ચારે તરફ આખા ટોક્યો સિટી ઉપર કેમેરા ગોઠવેલા કે કેમેરાઓ જ ઝડપી લે અને એડ્રેસ નીચે કોમ્પ્યુટર થ્રુ આપી દે આ જગ્યાએ આગ લાગી છે રહેનારાને ખબર ન હોય ઘરમાં આગ લાગી છે એ પહેલાં ફાયર બ્રિગેડવાળાને ખબર પડી જાય ફાયર સ્ટેશનમાં કેમેરાથી અને હજી તમે જાણ કરવા જાવ એ પેલા તો એને ફાયર નો કાફલો આવી ગયો અદ્યતન ફાયર સ્ટેશન ટોક્યોમાં જાપાને બનાવેલું પરંતુ એક દિવસે એ આખું ફાયર સ્ટેશન પોતે જ બળીને ભસ્મ થઈ ગયું શા માટે કારણ કે બધા જ કેમેરા એને ટોક્યો ઉપર રાખ્યા હતા એક કેમેરો પાયામાં નહોતો રાખ્યો જયારે એમાં પોતાના જ બિલ્ડિંગમાં જયારે આગ લાગી ત્યારે એને જાણ કરી ન શક્યું કે આ બિલ્ડિંગ હવે બળી રહ્યું છે એમ આજના અનેક જ્ઞાન વિજ્ઞાનની શાખા પ્રશાખાઓમાં દૂર દૂર જોઈ શકવાની ક્ષમતા હોય પરંતુ પોતાનું જીવન સળગી રહ્યું છે એ જે ન જોઈ શકે એ મૂર્ખ છે દૂર દૂરની અર્થ નીતિઓ દેખાય છે વિદેશ નીતિઓ દેખાય છે પોતાની નીતિ દેખાતી નથી તો એને ડાયો તો કઈ રીતે કહેવાય જે પોતાનું ન જોઈ શકે કોઈના સમાજના દાંપત્ય જીવન ઉપર આખું દળદાર ગ્રંથ લખી નાખે અને દિવસો મહિના આપે પણ બે માણસ દ્રષ્ટિ અહીંયા આપી છે ભલે દૂર દૂર જોયે પરંતુ પોતાના જીવનનું શું થઈ રહ્યું છે એ જોઈ શકતા નથી માટે એ તીવ્ર બુદ્ધિવાળા હોવા છતાં પણ મૂર્ખ છે પોતાના જીવનમાં તાપસંતાપ વધી રહ્યા છે અને ભાઈ સાવ સાચી વાત છે ને એક વત્તા એક બરાબર એવી છે કે દરેકને સુખ જોઈએ છે કોઈ દુઃખ મળે એના માટે મંદિરે આવતો હોય બતાવો કોઈ ઠાકોરજીને દુઃખ માટે પ્રાર્થના કરતો હોય હો પ્રભુ આખો જેઠમીનો કોરોગ્યો પૂર મોકલો ફ્લડ મોકલો એ પ્રાર્થના કરી હતી દુઃખ તો કોઈને જોઈતું જ નથી એક માથું દુઃખ એ નથી ફાવતું સુખ જ જોઈએ છે બધાની જિંદગીભરની પ્રવૃત્તિ શાના માટે છે સુખની ખોજ છે પણ એમાં થોડુંક પણ સમજવા જેવું છે આપણે ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડે છે આપણને કે ભાઈ સુખ તો બધાને જોઈએ છે પણ એમાં એ ઊંડાણ છે કે બધાને સુખ જોઈએ છે એ હકીકત પણ પાછું એવું સુખ જોઈએ છે કે જે કાયમ રીત આજે સુખી હોય ને કાલે દુઃખી થાય જૂનમાં સુખી હોય જુલાઈમાં દુઃખી થાય એવું કોઈને જોઈતું નથી બોલો કોઈને જોતો હોય તો ઊંઘલી ઊંચી કરો તો ઠાકોરજી સામે છે આપી દે સદા જોઈએ છે કાયમ જોઈએ છે પાછું સદા જોઈએ છે સુખ જોઈએ છે કાયમ જોઈએ છે સર્વત્ર જોઈએ છે ભારતમાં સુખી થઈ એવું નહીં જ્યાં જઈએ ત્યાં સુખી જોઈએ છે અમેરિકા દુઃખી થયું કોઈ નથી જતું સર્વત્ર સુખી થવું છે સદા સર્વત્ર અને સ્વતંત્ર સુખ જોઈએ છે કોઈની ગુલામીથી પેદા થતું એવું સુખ જોતું નથી હવે વિચાર કરો કે આવું સુખ ક્યાંય મળે કોઈ કાયમ રહે નહીં પોતાની સાથે અને કોઈ કાયમ આપણને સુખી કરી શકે નહીં એના ઉપર આખી જુદી વાત લઈએ તો થોડું લંબાણ થાય પણ એ અત્યારે પ્રસ્તુત નથી તો એવું સુખ આ દુનિયામાં જોઈએ છે પણ મળનારું નથી એક માત્ર એવું ઠેકાણું છે કે આપણે જે સુખ ઈચ્છીએ છીએ સુખ જોઈએ છે સદા જોઈએ છે સર્વત્ર જોઈએ છે સ્વતંત્ર જોઈએ છે એવું સુખ એક મારા ઠાકોરજી ના ચરણમાં છે બીજે ક્યાંય નથી એ સિવાય ક્યાંય એવું સુખ છે જ નહીં અને એની ખોજ છે પાછી અને ખાટલે મોટી ખોટ સુખ આવું જોઈએ છે કહ્યું એવું અને ઠેકાણું પરમાત્મા છે છતાં મોટામાં મોટી ખાટલે ખોટ કે પરમાત્મા સાથે જ વાંધો હવે જો આજે અક્કલ છે ને આપણી કૂતરા ખાઈ ગયા જે કહીએ છીએ સુખ જોઈએ છે આબું જોઈએ છે જ્યાં મળે એ ભગવાન એ ભગવાનની સાથે એને જ્યારે વાંધો જીવવું છે અંજળ વિરોધ રોટલા વિરોધ પાણી વિરોધ તે ટોટો દબાઈ જવાનો છે પતિ જવાનો અંજળ હારે વિરોધ ને જીવે કેમ સુખ જોવે છે ને ભગવાન હારે વિરોધ તો મળે કેમ અને ભાઈ નવી નવાઈ તો એ છે કે પાછો જેટલો બુદ્ધિશાળી એટલો ભયંકર વિરોધ લકરો વાત ઓછી હોય તો કે ભાઈ હા ભગવાન નું જ મળે બે પાંચ માળા કરો હારું થઈ જાય ભગવાન સારું કરી દે છે ઓલો બિચારો બે જાય હારું થઈ જાય બુદ્ધિવાળાને કહેવાય તમે દુખી છો પાંચ માળા કરો એમાં શું થાય શું થાય तो मैर एने तो तर्क था ने, बुद्धि तो तो चले अरे कोई बहुत सरस कीधु परमात्मा जीभ आप सृष्टि नो सर्जक संचालक ये ना कोई अस्तित्व गोड इज नो वेर क्या नहीं वे एम कहता गोड इज डेड मरी ग લિખિત લખી રાખેલું એના ઘરની આગળ ગોડ ઇજ ડેડ લિત પાદરી આવી કેવા સરસ સૂરજ દર્શન થાય છે જો ને થાય છે તો આનંદ આનંદ થાય છે દિવસ થાય છે રાત પડે છે સૂરજ ઉગે છે સૂરજ આત્મે છે શિયાળો આવે છે ઉનાળો આવે છે ચોમાસું આવે છે સાથે જાત જાતના ફળફળ લાવે છે જાબુડા લાવે છે કેરી લાવે છે ચીકુ લાવે છે પોપૈયા લાવે છે જાત જાતનું લાવે છે ઋતુ ઋતુના ફળ આવે છે ઋતુ ઋતુ ચેન્જ થાય છે અને આપણે કંઈક કરતા નથી જતા કેવી રીતે બધું ચાલ્યા કરે છે તો પહેલાં એમ કહે છે તો બધું ગુરુત્વાકર્ષણના નિયમના આધારે થાય છે પૃથ્વી સાડી ત્રેવીસ ડિગ્રીએ નમેલી છે અને ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે એટલે એ ગતિથી આમ આમ થાય છે આના શરીર એવું કઈ આમાં શું છે એક અણુ અમે વાંચી લીધા છે માણસ ઊંચો થાય તો માણસ નીચો થાય આવા પ્રકારના હોર્મોન હોય તો માણસ આમ ફાટવા જ માંડે હોન્ટલ વિકાસ થાય પાણી પીવે તો ફૂલે બોલો અને અમારી જવા ને જબોળી રાખો તો ડોકુ કાઢે તો પાતળો જોવાય હોર્મોન્સ આમાં શું છે આમાં ક્યાં છે ભગવાન આ તો બધું પદાર્થ અને પદાર્થના જે નિયમ છે એના અનુસાર આ બધું ચાલ્યા કરે છે અને શરીર ક્ષીણ થાય તો હાર્ટ બંધ થઈ જાય છે હાર્ટ બંધ થાય એટલે માણસ પતી જાય છે ગુજરી જાય છે બરી જાય છે બસ બીજું શું છે તમને ખબર છે હું પણ કઉ તો ને એ પેલા આવા રોગ નહોતા આવા અકસ્માત ઇ પણ એક છે ને વેપારી હળી કરી ગયો ને એટલે થયું બધું વેપારી એટલે આમ તો વાણિયા પડે વાણિયા કઈ હારું નો લાગે અને ખોટું લાગે સાંભળી જાય તો એટલે આપણે હું કામ નામ દેવું વેપારી કઈ તો એ ગુજરી ગયો મરી ગયો તો એના છોકરાએ કાળો કકડાટ કરી મૂક્યો કોઈ પૂછે બાપા કેમ ભૈયા ગયા ભગવાને મારી નાખ્યા બાપા કેમ ભૈયા ગયા ભગવાને મારી નાખ્યા ભગવાન ને એવું થયું મારી નાખ્યા ભગવાન મોકલો કર્યો છે ભગવાને મારી નાખ્યા એને મોતે મીરો છે મારું નામ ચડાવે છે બેઠો થયો એટલે છોકરાઓ ખુશ થયા જોયું જોયું અને એક દિન બીજો દીધો બજાર માં જતા બે આંખલા એવા બાજે એવા બાજે એમાં બાપાને ઝપટમાં લીધા ગોટો વાળી દીધો અને પછી બાપા મરી ગયા પછી બધા આવે જો પૂછવા બાપા કેમ કરતા બાપા કેમ મરી ગયા હાર્ટ બાપા કેમ મરી ગયા ભટકાણા એક જણા ગામડે ગયા તો કે વાહ દાદા કેમ દેખાતા નથી કેમ પાછા થયા ગામડા કે પાછા થયા વાહા દાદા કેમ પાછા થયા તો કહીએ હામાં થયા એટલે પાછા થયાત જાતના રોગ ને અકસ્માત ને બધું પેદા કર્યું ભગવાન છુપાઈ ગયો પદાર્થ ને પદાર્થના નિયમો સ્થાપન કર્યા એટલે જ્યાં તમે અંદર જાઓ તો કોઝ ઇફેક્ટ તમને દેખાવાની જ એક નો નિયમ બતાવશે નિયમ દેખાય છે નિયામક દેખાતો નથી અમેરિકાની અંદર એક ઘટના બની એક પાદરી એક ફ્રેન્ડ મિત્ર હતા ડોક્ટર પણ ડોક્ટર ને આવું જ બુદ્ધિ ને એટલે સતત વિરોધ કર્યા કરે કે ભાઈ આ ઈશ્વર છે નહીં તમે ખોટું બધું ફેલાવો છો લોકોને ભ્રમિત કરો છો ને જે લાઈફ જીવવા જેવી છે લાઈફ ઇઝ શોર્ટ એન્જોય ઇટ આ બધું તમે કરવા નથી દેતા આવું છે ને તેવું છે પછી પાદરી કોઈ દિવસ કઈ ચર્ચા જ ન કરે સાંભળે એક દિવસ એવું બન્યું કે એને એક પ્રિન્ટિંગ પ્રેસનું ઓપનિંગ કરવાનું હતું પાદરીને એટલે પેલા ડોક્ટર મિત્ર તો સાથે બેઠા જતા એમને કીધું તમારી જોડે ચાલો ગયા પાદરી તો એમ જ એવી રીતે સરળ રીતે જ એને સાથે લીધા હવે તમે જોવો છો ને અમેરિકાના પ્રિન્ટિંગ પ્રેસ ઓપનિંગ થયું અને બધું પ્રેસ ચાલુ થયો પછી પેલા લોકો બતાવ્યું એટલે પ્રેસ એટલે તમે અમેરિકન પ્રેસ જુઓ તો ઓટો પ્રેસ જે જો કાગળ એની મેળે ઉપડે છપાઈ વળે કટિંગ થાય બાઇડિંગ થાય પૂઠા ચડે ઉપરનું કવર ચડે ઉપર પ્લાસ્ટિક કવર થાય સીધું પુસ્તક તમારા હાથમાં આપે કઈ જ નહીં આખું ફટાફટ બોક્સમાં ભરીને રવાના જ કરી દડવાનું જ નહીં આટલે પેલા ડોક્ટર મિત્ર કહ્યું કે ક્રિસ્ટ બુદ્ધિપૂર્વક કામ કરે છે ને તો દાદ દેવી પડે બસ હું કઉ છું આ જ રીતે સૃષ્ટિ ચાલે છે પાદરીઓ કઈ હું સ્વીકારું છું આ રીતે ચાલે છે પણ બટન દબાવ્યું કોને બટન કોને દબાવ્યું ચાલતી હતી તો કે ના પછી મેં બટન દબાવ્યું ને ત્યારે આ ચાલુ થયું ને એમાં સૃષ્ટિ નિયમ અનુસાર જ ચાલે છે પરંતુ બટન દબાવનારો તો કોઈ છે દબાવીને ક્યાંક છુપાઈ ગયો છે એટલે નિયમ દેખાય છે બુદ્ધિવાળાને પણ નિયામક દેખાતો નથી આમ તો બુ અને શાસ્ત્રમાં એમ કહ્યું છે કે બુદ્ધિવાળા હોય તીવ્ર બુદ્ધિવાળા હોય પરમાત્મા દેખાવો જોઈએ ને એમ જ કહ્યું શ્રીજી મહારાજ પણ એમ કહ્યું કે શાસ્ત્રમાં કહ્યું છે કુશાગ્ર બુદ્ધિવાળાને ભગવત પ્રાપ્તિ થાય છે તો આવા નિયામક દેખાતો કેમ નથી એ થોડું સમજવા જેવું છે કઠોપની આ વચન છે દ્રશ્ય તે બુદ્ધયા સુક્ષ્મયા સુક્ષ્મદર્શી એ પરમાત્મા એ આત્મા કોને દેખાય છે તો કે અગ્ર બુદ્ધિવાળાને બે શબ્દો વાપરા છે એમાં ચમત્કાર છે અગ્રયા બુદ્ધયા તે તીવ્ર ધારદાર બુદ્ધિવાળાને ભગવાન દેખાય છે એટલું જ નથી કહ્યું તરત બીજો શબ્દ મૂક્યો છે સૂક્ષ્મયા બુદ્ધયા સૂક્ષ્મ બુદ્ધિવાળાને એ સૂક્ષ્મ બુદ્ધિ ઓપનિષદિક ભાષામાં સૂક્ષ્મ બુદ્ધિ એટલે નિષ્પાપ બુદ્ધિ પવિત્ર બુદ્ધિ નિર્મળ બુદ્ધિ નિર્વિકાર બુદ્ધિ જેની આ બુદ્ધિને જે જાડું પડ ચડી જાય છે પાપનું ચડે છે એટલે આમ ધારદાર હોય પણ જોઈ નથી શકાતા એવા પાપના કર્મના સંસ્કાર લાગે છે એટલે બુદ્ધિ જાડી થઈ જાય છે એટલે જાડી થઈ જાય છે એટલે તીવ્ર હોવા છતાં પણ એ ભગવત વિષયમાં પ્રવેશ કરી શકતી નથી જેની બુદ્ધિમાંથી પાપ દૂર થાય છે એને પેલો પરમાત્મા દેખાય છે એટલે આ બુદ્ધિના જે થોડા ઉલટા સુલ્ટા આયામ છે એમાં માણસ ગુંચવાય નહી એટલે શ્રીજી મહારાજે બિલકુલ સીધું ચટ વર્ટિકલ ઉત્તર આપી દીધો કે જે ભગવાનને માર્ગે ચાલે એ ડાહ્યા ન ચાલે મૂર્ખ આ વચના મારો એટલો સરસ છે કે ભગવાન ને માર્ગે ચાલે એ બુદ્ધિવાળા ન ચાલે એ મૂર્ખ પતી ગયું હવે તમે પછી પેલું જીણું જાડું તમારે જે કાંતું એ કાંચી રાખો અને આમ જોવો તો વાત એ સાચી ને કે ગમે તેવો બુદ્ધિશાળી હોય પેલા ડોક્ટર્સ કે એન્જિનિયર્સ નિયમ સુધી જોઈ શકે છે પદાર્થ ને પદાર્થના નિયમ સુધી જોઈ શકે છે પણ જેને આપણે થોડી બુદ્ધિવાળો કહે છે એ તો એને પણ વિંધીને પાર જઈને નિયામકને જોઈ શકે છે તો કોણ કુશાગ્ર બુદ્ધિવાળો થયો આની ધાર વધારે છે ને એને વિંધીને આર નીકળીને નિયામકને જોઈ જાય છે એટલા માટે જ એ કુશાગ્ર બુદ્ધિવાળો છે ધારદાર બુદ્ધિવાળો છે એની બુદ્ધિ છે એ ભગવાનને જોઈ શકે છે ભગવાનના માર્ગે ચાલી શકે છે અને ભગવત પ્રાપ્તિ કરી શકે છે ભગવત પ્રાપ્તિ એટલે શું ઘણાને તો શું છે ભગવાન શબ્દ અને આકૃતિ મૂર્તિને સ્વરૂપ એની સાથે જ બહુ વિરોધ ડખો હોય છે પરંતુ આપણે શાસ્ત્રોમાં બહુ સીધું જ આપ્યું છે ભગવાન એટલે એનું સ્વરૂપ કેવું સચ્ચિદાનંદ એ સાકાર માનો નિરાકાર માનો પણ એનો જે રસ છે તાત્વિક સ્વરૂપ છે એમાં તો કોઈ ફરક પડતો નથી એ માનવ દેહ હોય તો પણ સચ્ચિદા છે વ્યાપક સ્વરૂપ હોય તો પણ સચ્ચિદા છે એ ભગવાનનું સ્વરૂપ કેવું છે બોલો જો કેવું છે સચિદા છે આનંદમય છે પણ કેવો આનંદ સત એવર ચિત્ત જ્ઞાનમય જ્ઞાનપૂર્વક સભાનતા એવો આનંદ એવું ભગવાનનું સ્વરૂપ છે હવે તમે વિચારો કે આપણે પેલા જે વાત થઈ એને કેવું સુખ જોઈએ છે હકીકતમાં આનંદ ની પરિભાષા છે તો એવો આનંદ ખોળે છે એ જ ની પ્રાપ્તિ થાય છે એને જ ભગવત પ્રાપ્તિ કહેવાય છે એ સચિદ આનંદની પ્રાપ્તિ થાય છે જે આનંદ ખોળીએ છે ને એ આનંદની પ્રાપ્તિ આવા વિચક્ષણ બુદ્ધિવાળાને પ્રાપ્ત થાય છે અને આનંદ તો છે ને તમારે જોયે છે કે નથી જોઈતું બધાને જોયે છે અરે ભાઈ મનુષ્ય દેહથી સાંભળજો મનુષ્ય દેહ આનંદ ખોલી કક્ષાના પશુ પક્ષીઓ પ્રાણીઓ પણ આવું જ સુખ ખોળે છે અખંડ શાશ્વત સદા સર્વત્ર અને સ્વતંત્ર આવું સુખ જ ખોળે છે આવો આનંદ જ ખોળવા માટે एके एक एक नीवण प्रयास करो तरह परम कृपाणु परमात्मा दया करोरासी में फरता एवंभ्रंग जेवानवेह भगवान आपे ले बेटा तू जो सुख आनंद खोज करे એનું એકમાત્ર સાધન આજ આ હું તને આપું છું આ માનવ દેહે કરીને તું જે આનંદને ખોળે છે એ પ્રાપ્ત થઈ શકે આ સિવાય બીજું નથી એક્સક્લુઝિવ છે આ સિવાય તને કોઈ સાધન નહીં મળે કે જેનાથી તું ખોળે છે એવો આનંદ મળે માટે સાચોજે સંભાળજે અને આનાથી તારે જે જોયે છે એ મેળવી લેજે ફટાક્યો ફૂટે પહેલાં તો સુખ્યો સદાને માટે સુખ્યો થઈ જઈશ એટલે જેના માટે જીવન છે તો પરમાનંદ પ્રાપ્ત કરવા માટે આવું સુખ મેળવવા માટે એટલે કે ભગવત પ્રાપ્તિ માટે એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો આ દેહની પરિભાષા ઉકેલી પણ જીવનની પરિભાષા છે કે એના માટે ભગવાને પરમાત્માને આ મનુષ્ય જીવન આપણને આપ્યું છે એ રહસ્યને જે ઉકેલી નાખે એ બુદ્ધિવાળો न, न उकर्खाई चौरासी लाख दे चौरासी लाख आटली योनिओ है य एकमात्र आ द्वार मनुष्य नाम थतुँ हो तो विचार करो यहां के चौरासी लाख में एक इन्स्ट्रुमेंट एवं होना तुम जो चाहो ये डोर खुली सके तो ये इंस्ट्रुमेंट के महत्व अरे तारी दरे वस्तु खावासली न हो तनखो तो जो है खेतर बीज नहीं चालो शू थोरासी लाख में आ एकमात्र आ साधन छे तो के महत्व चौरासी लाख 84 खाली नहीं चौरासी लाख 8.4 મિલિયન એટલી યોનીઓ ફરે ફરે ફરે ફરે ફરે ફરે ફરે ફરે ત્યારે માંડ માંડ માંડ માંડ માંડ એક વાર દુર્લભ કેટલું એટલું મહત્વનું આટલું દુર્લભ શ્રીજી મહારાજે વચનામૃતમાં ખગોળ ભૂગોળના લખ્યું છે ભાગવદાદિક શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે મનુષ્ય દેહા જીવને ક્યારે આવે છે છાતીનો આપણે થડકો ચૂકી જાય બોલો આપણો ચોવીસ કલાકનો દિવસ છે એવા દિવસ આઠ બજ અને ચોસઠ કરોડ એટલે આઠસો ને ચોસઠ કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય એવા દિવસના ત્રીસ દિવસનો મહિનો ત્રીસે ગુણવાનો આઠસો કરોડ ને ગુણ્યા ત્રીસ એને ગુણ્યા એવા બાર મહિના થાય ત્યારે એક વરસ થાય આઠસો કરોડ ગુણ્યા ત્રીસ ગુણ્યા બાર ત્યારે બ્રહ્માનો એક વર્ષ થાય 100 जीवे चौसठ गुण्मा साढ़ा त्र करो ब्रह्मा नो एक दिवस आ एक ब्रह्मा नो ब्रह्मा आवे जाए तर आ जीव ने मनुष्य ना देह मे बदलसी खू जाए आटलो मो જીવનનું લક્ષ્ય આપણે જે કેસેટ છે પ્રવચનની થયેલી છે એમાં વિસ્તારથી આ વાત સમજાવી છે જીજ્ઞાસુઓએ ધ્યાનથી સાંભળી લેવા જેવી તો ખરી જ આટલો મોંઘો મનુષ્યથી આટલું મોંઘું સાધન આટલું દુર્લભ અને આટલું મહત્વનું હવે જે સાધન જેના માટે હોય એના માટે ન વાપરે અને બીજા માટે વાપરે એને ડાયો કહેવાય મૂરખ પડે તો આમાંથી એ જ ગોતવાનું છે આ વચનામૃતમાંથી આપણે એ જ ગોતવાનું છે કે આપણે ડાહ્યા છીએ કે મૂર્ખ છીએ આવું અતિ મહત્વનું ને દુર્લભ સાધન જેના માટે છે જેના માટે આપ્યું છે એના માટે એનો ઉપયોગ ન કરવો અને બીજા માટે ઉપયોગ કરવો તો એ ડાયો ન કહેવાય મૂર્ખ કહેવાય શિક્ષક ભણાવતા હતા ક્લાસમાં પ્રાઇમરી છોકરાઓ હતા બધા સાતમા પાંચમાન છઠા ધોરણના જ હતા પણ આજના જ બધા કોમ્પ્યુટરાઈઝડ થયા બધા માઇન્ડ એટલે સાહેબે પૂછ્યું કે વિદ્યાર્થીઓ એક પ્રશ્નનો જવાબ આપો હમ હેડા હકુ હક્કુ હા ઉપયોગ અને દુરુપયોગ એ એક્ઝામ્પલ સાથે દ્રષ્ટાંત સાથે આમાંથી કોઈ સમજાવો ઉપયોગ કોને કહેવાય દુરુપયોગ કોને કહેવાય દ્રષ્ટાંત સાથે કોઈ સમજાવો એક છોકરો ઉભો થયો એટલે તમે જે ભણાવો એને અમે સાંભળીએ એ કાનનો ઉપયોગ કહેવાય પણ તમે ખેંચો છે ને વળ ચડાવો છો ને દુરુપયોગ કહેવાય કાંઈ મળે એટલામાં કેટલું કહી દીધું બોલો અને સાહેબ તો સાહેબ સાહેબ એકદમ ગુસ્સો ચડ્યો ફૂટપટ્ટીડ્યો કે છોકરો આગળ માસ્ટર પાછળ ફૂટપટ્ટી માપવા માટે છે મારવા માટે નથી અને સાહેબ ઓર ગુસ્સો ચડ્યો એ તો ચોગાન આગળ છોકરો પાછળ સાહેબ તો છોકરો દોડતા દોડતા કે સાહેબ ગવર્મેન્ટ તમને પગાર ભણાવવા માટે આપે છે ભગાડવા માટે નહી સાહેબ ને પાક્ થઈ ગયું બોલો ઉપયોગ કોને કહેવાય દુરુપયોગ જિંદગીમાં પછી પૂછ્યું એક બેન પાડોશમાં થોડે દૂર સોસાયટીમાં બેસવા ગયા છે બેનો અડકે પડકે બેસવા જવાનું બહુ હોય કઈ ન હોય તો બેસવા જાય એક વાત વચ્ચે યાદ આવી ગઈ કહેતા હોત કઈ દઉં એક બેન બેઠા બેઠા ઓટલે રડતા હતા તે કોઈ નીકળ્યું શું કામ બેન રડો છો તો કે કોઈ કામ નતું મને એમ થયું હાલો ઘડીક રો સરસ મજાનું ઠંડું પાણી આપ્યું એટલે પેલા પીધું ને બેને તો કે આવું ક્યાં કુંભાર નું માટલું તો આવું કુંભાર નું ના હોય એનું ફ્રીજ હોય ફ્રીજ અને ફ્રીજમાં મૂકીને એટલે આવું ઉડાડું હે બહુ ટાડું ગજબનું આવું બહુ ટાડું એટલે ઓલી ભાઈ ને એમ લાઈક થઈ કે તમારો છોકરો અમેરિકા છે એને તમે ત્યાં મૂક્યું જ હોય આવું મશીન ના રે ના અમારે આવું કઈ છે હાલો અમારો છોકરો અમેરિકા છે ને ગોઠવી ગયો છે તમારો છોકરો અમેરિકા છે તો ગોઠવી જ ગયો હોય એટલે ગયા તો જોયું તો જો આર્યું આ ખૂણા પડ્યું પણ ખોલ્યું ને ત્યાં તો બાબાની ચોરણીઓ ભરેલી હાડલા ભરેલા ઓશિકા બિલકુલ કાલેલા બટન ઉપર બરફના ગઠા થઈ ગયેલા બોલો ત્યાં કપડા ટાઢા કરવા માટે ફ્રીજ છે ભલા માણસ આ મનુષ્ય ભગવાન ને દેહ આપ્યો છે એ તો કઈક આપણા જીવનું ટાઢુ કરી લેવા માટે છે પણ વ્યવહાર ટાઢો કરવા માટે નથી આપતું કપડાં છે એના માટે જેના માટે છે એના માટે ન વાપરવું બીજો દુરુપયોગ કરે છે ફ્રીજ જેવો છે મનુષ્યનો દેહ પણ કપડાં ટાઢા કરે છે જીવ જીવ ટાઢો કરતો નથી તીર્થ જાને કું પાવર ચે પ્રભુ હાથ દિયે હરિ સેવહી ઠાની હે તીર્થ જાને કું પાવર ચે પ્રભુ હાથ દિયે હરિ સેવહી ઠાની केवा दीय हरि संतक देखन ताते सब सुख पावत प्राणी भगवान पग शाट आपा जो दुर्पयोगी कर पग शाट आपा ब्रह्मानंद स्वामी के तीर्थ जाने को पाव रचे प्रभु भगवान मंदिर जाओ दर्शन करो प्रणाम करो यना देवस्थान मा जवाब भगवान ने चरण पग आप त्या जाए ગલી ગલી ભટક છે દેશ વિદેશ ભટક છે ગામના જેટલા કૂતરા મૂતરી જતા હોય બે છે પણ બાજુમાં મંદિર હોય તો નહીં જાય બોલો ઘણા લોકો કે છે ને પહોંચવા માટે સાત મિનિટ લાગે પણ એવો વિચાર આવતા આવતા સિત્તેર વર્ષ જિંદગીના વૈયા જાય તો આવે તો આવે નહી તર જાય ક્યાં નહીં જાય નરજ પ્રાણી કહે ક્યા કરી કમાની થોડી જિંદગાની જિંદગી તું નૈ ધર ધી મંદિર માસિદ ડેરા થું ન ઠેરા મંદિર મસ્જિદ ડેરા थानक में था नो चोरा सी फेरा फिरने को चार खानी ओ नर जन्म पाए प्राणी कह क्या करी कमा जेना पगते नक्की હાથ ભગવાનની સેવા માટે આપ્યા છે સ્નાન કરાવે પુષ્પમાળા અર્પે ચંદન ચર્ચે એને પ્રણામ કરે તુલસી ચડાવે હે નવડાવે શણગાર કરે શ્રૃંગાર કરે એના માટે હાથ આપ્યા છે હાથ જોડવા માટે હાથ આપ્યા છે તો ભગવાનની આ હાથ સેવા નહીં કરે એ પોતાના દેહની કેવા સેવા કરશે બોલો બાથરૂમમાં કલાક કલાક ઘરાઈ રહી અહીંયા ચોપડે અહીંયા ચોપડે અહીંયા ચોપડે એકે વાળ ન હોય ને ચોપડે પાછળ ચોપડે આ બધું ખરી ગયું ટુંડ પ્રદેશ હોય ટુંડ તો એમાં દાંતિયો ફેરવે કેટલા લોશન આમ જાય આવ્યા અત્યારના સુખી માણસો ઘરમાં જાય જાય પછી હિટિંગ લગાવવાના આ કરવાના ડ્રાય કરવાના વાંક વાળા મેં કીધું આ બંદુકડીઓ શું ટાંગાડીએ છીએ ઘરના કેમ ભડાકે દેવાય છે કેટલો શણગાર આ શરીરની સેવા માટે કેટલો હાથનો ઉપયોગ છોકરાઓને પંપાળે પરિવારને પંપાળે કૂતરા પાડ્યા હોય કેટલા પંપાળે કૂતરાને કેટલા પંપાળે શ્વાન પ્રેમ વિદેશમાં છે ને મને ગયા જોયું ને તો કૂતરો હોય દોરી હોય સાકળ હોય હાથમાં હોય પણ મેં મને પહેલી વાર કંઈ ખબર ન પડ્યા બધા જે નીકળે ને ત્યાં તો બધું નીટ ક્લીન રાખવું પડે કોઈ પણ ક્યાંય ન્યુસન્સ કરાય નહીં કાંઈની ગંદકી ન કરાય આપણે તો ગમે ત્યાં આવું બધું ચાલે કૂતરાને વોકિંગ કરાવવા નીકળે ને થોડું ફ્રી થાય જરા ફ્રેશ થાય એટલે ફરવા લઈ જાય કૂતરાને તો હાથમાં સાંકળ પણ આ બાજુ હું જોઉં ને ત્યાં પ્લાસ્ટિકનું આટલું પહેરેલું હોય દરેકના એટલે મેં પૂછ્યું કે મેં કીધું આ શું છે પણ કોઈ હશે એમાં નજરે ચડી ગયું શું થાય કે કૂતરાને ફરવા લઈને નીકળ્યા હોય ને એમાં કૂતરું જાજરું કરે ને એટલે એમાંથી પેલું કિંમતી એ વીણી ભરી મારા વાલી પાસે કેડે ખસુ અહીંયા ગુલાબના ફૂલ ટીંગાડે માય પાસે કૂતરા નો મળ માઉતરને ને આશ્વાસન દેવા ન ફે જ્યાં જીવનું સારું થાય છે ત્યાંથી જ મૂર્ખ ભાગે છે અને કૂતરાને મળવું હોડે છે અને ચોખ્ખો બાપ એમ કહી દે કે ન્યા જઈને ઉતરતા હોતો બોલો કે દીકરા હલાતું નથી મારા સલાતું નથી તે મરી જાવ અને કૂતરાના પૂઠ ધોવે છે આ મૂર્ખ નહી તો બીજો કોણ થિયેટરોમાં અંધારામાં પૈસા દે ને ત્રણ ત્રણ કલાક ગલાઈ મરશે ભગવાન મંદિરમાં પાંચ મિનિટ બેસવું વળશે ને તો તરત કીડિયું ચડશે ને વાઘ ભૂત વાહ પીડ્યું એમ ક્યાં ઉપયોગ કરે છે જીવરચી કહીએ હરિ બ્ર સ્વામી કે જીભ ભગવાને આપી છે ભગવાન ના ગુણગાન ગાવા માટે રામ કૃષ્ણ ગોવિંદ હરે મૂરારી સ્વામીનારાયણ બોલવા માટે જીભ આપી છે પણ મુર્ખી નહી બોલે છે ખોટું બોલ છે હા જાત જાત ની ગામ કપોટા માર છે પણ ભગવાન નું નામ નહીં બોલાઈ બોલે મહારાજ મેથાણ બજારમાં નીકળ્યા કાકાભાઈ દરબાર સાથે ને એમાં એક ડોસી છાણા થાપે મહારાજ મોજ ચડી ગઈ એટલે કાકાભાઈ દરબાર ને કે દરબાર હા આ ડોસી છે ને એક વાર સ્વામિનારાયણ બોલે ને અક્ષરધામ આપી દો ઓ કાકાભાઈ કે શું વાંચે આવ કોઈ પણ સાધન વગર એક સ્વામિનારાયણ બોલે રોકડું અક્ષરધામ આપવું કાકા ભાઈ માજી જય સ્વામી એ જય સ્વામી નારાયણ મને કઈ સંભળાતું નથી ઉંદર નો હોહોળ થાય ને તો સાંભળ્યો નથી સંભળાતું એક જણા મોટા ભાઈ મુંબઈ હતા ને ફોન કર્યો ત્યારે પેલા તો લાઈનો જોડાવી પડતી ને આ મોબાઈલ ને એવું હતું નથી લાઈન વચ્ચે ઓપરેટર ને કેલું કે ત્યારે લાઇનો મળતી એટલે ફોન જોડાય મુંબઈ વાત કરી મોટો ભાઈ ને ડોક્ટર હતો મોટો એટલે એમણે ફોન કર્યો નાના ભાઈ ઘરેથી ગામડેથી એ બાપુજી બીમાર છે દસ મોકલી દો જલ્દી દવા માટે ટેસી કરવી પડે બાપાને લઈ જવું પડે બઉ ગંભીર સમસ્યા છે દસ હજાર મોકલી દોલોકે હેતુ નથી કઈ સંભળાતું નથી એ બાપા બીમાર છે વચ્ચે ઓપરેટર હતો ઈ પેલા ડોક્ટર કીધું કે લાઈન એકદમ ક્લિયર કટ છે બધું સંભળાય છે અને તમે હે હે હું સર કરો છો ડોક્ટર કે તને સંભળાય છે તું દસ મોકલી દે મને કઈ નથી સંભળાતું માજી સ્વામી નારાયણ મારા દાંત કાઢો રૂમાલાડો દઈ દરબાર કે એ માજી જય સ્વામી નારાયણ એક બોલો હા હા હા એ હા કીધું હા શું તે એકવાર નામ લ્યો લીધું હોય તો કઈ સમજાય નહીં પાન કેવા માથાકૂટ મૂકી દો મને જાણ જાપ પા કાકા ભાઈ કે મર ત અને મહારાજ ખડખડાટ હસતા હસતા નીકળી ગયા જોયું દરવાજ આ જીવ અવળો જ છે ભગવાન ની દયાનો પાર નઈ ને જીવની અવળાઈ જ્યાંથી સુખ મળે એમ છે ત્યાંથી જ ભાગે છે અને જ્યાંથી સુખ નથી મળે એમ એની પાછળ પીડ્યો છે ને સંસારની પાછળ પીડ્યો છે હવે ત્યાંથી એમાંથી કાંઈ રસનું ટીપું આવે એમ છે જ નહીં એનો અર્થ એવો નથી ભાઈ આ ખાવું પીવું ને વ્યવહારને ઉદ્યોગ ને ધંધાને વેપાર ન કરવું જો ફરીથી ચોખવટ કરી લઈએ એટલે વળી એમ ન કે આ બધી બોગસ વાતું કરે છે આ બધાની જરૂર છે ને ખાવું પીવો વેપાર ઉદ્યોગ જેની જેટલી બુદ્ધિ જેટલી કેપેસિટી કોણ ના પાડે છે તમ તમારો ઉદ્યમ કરો પરંતુ સાવ ભગવાનને ભૂલીને જીવ જ્યારે આમાં જ પડે એ મૂર્ખ છે ભગવાનને રાખીને જેટલું થાય એટલું કરે કોઈ વિરોધ નથી પણ સાવ મૂકી દેવાનું અને મૂકી દે એટલે કેટલું જોવા તમારી ભાષામાં હું તમને વાત કરું બહુ તો નહીં કહું છાપાઓમાં આવે ને ત્યારે મને જે વિચાર આવે એવું તમને કહો હાડો હમણાં જ બે દિવસ પેલા જ કીસો હતો કે પરિણીતા સ્ત્રી હતી એને પેલો લગ્ન પ્રસ્તાવ મૂક્યો અને પેલી તો પરણેલી હતી બે બાળકો હતા એ કેવી રીતે શક્ય બને તો પેલો સળગીન મરી ગયો બરાબર મનગમતું પાત્ર ન મળ્યું સળગીને મરી જાય તો આ મનુષ્યનો દેહ સ્ત્રી માટે જ મળ્યો એવું થયું ને એનો હેતુ શું થયો ઘણા આત્મહત્યા કરી લે ભાઈ સંતાન સુખ નથી એટલે પછી સહન ન થયું તો દીકરા માટે જ હતું આ પ્રજોત્પત્તિ કરવા માટે જ હતું આ હેતુ તો બદલાઈ ગયો ખ્યાલ જ નથી એને બે ભાઈઓ માલ મિલકત વેચણી થાય ને એકને ઓછું વધતું મારા મારી થઈ જાય કાપી નાખે બોલો તો માલ મિલકત મેળવવા માટે જ મનુષ્ય દેહ ભગવાને આપ્યો હતો જે હેતુ હતો જો નથી સ્પષ્ટ થયો એને હે અરે ભાઈ ઓછું મળે તો ઓછું કામ કરવાનું છે ભગવાન ભજી લેવાનું એ જે કરી લે એ ડાહો છે આ બધું ક્યાં ભેડું કરવાનું આટલી બધી જરૂર હતી જરૂર હોય એટલું તો છે અને વજન કરે એને એટલું આપોઆપ મળે છે ભેંસ પોદળો કરે તો ધૂળ તો આવવાની જ છે કરી લેવાનું છે એ કરતો નથી એ મૂર્ખ છે એક ભાઈએ પચીસ કરોડ નો બનાવ્યો પાંચ માળ નો એવું તમારા આળસ ને હા હા જાકા વગર લાઈટ જળહળે એવો હમ એવો બંગલો હમણાં આ તો હું તમને વચ્ચે વાત આવી હતી કહી દઉં નહીં હમણાં વાંચ્યું મોટા ડૉક્ટરનું સંશોધન છે કે આ જે આરસ છે ને એ મંદિરો માટે જ છે આજે જે બધા શેઠિયાઓ પોતાના બંગલાઓમાં જળવા માંડ્યા છે ને એને ગોઠણના દુખાવા પ્રજોત્પતિમાં કમી આ જે બધું છે ને એ આરસ કરે છે એટલા માટે આરસ બે જ જગ્યાએ જડાય શાસ્ત્રીય નિયમ એણે કીધો એક મંદિરોમાં અને એક કબ્રસ્તાનમાં બાકી લોકો બંગલામાં જડે છે એમાંથી આ બધા દર્દો નીકળે છે હા હું મને લાગ્યું તો ખરું સાચું જ હશે અમારું લઈ જઈએ હાલે ક્યાંથી પણ થોડું વિચારવા જેવું તો ખરું છું આપણે જે દિવસે માટીના ખોરડામાં રહેતા હતા તેથી કાંઈ નહોતું થતું પણ એનો અર્થ એવોય નથી કે ગોરમટું કરવું તો કરવું હું તો જડવું બીજું શું તો પચીસ કરોડ નો બંગલો બનાવ્યો પણ હવે જેને બંગલો બનાવ્યો ને રહેવા કરતા બતાવવામાં બઉ સુખ હોય લગભગ તો આખા માણસ ત્યાં રહેતો ન હોય ઓફિસે વધારે રહેતો હોય બહાર રહેતો હોય સંબંધિત રહેતો હોય વધારે નોકર રહેતા હોય અને તમે ટીવી નો જોતા હોય એટલું નોકર જોતો હોય તમારા માટે ખાલી બસ શો હોય વાપરે બધું હોય શેઠ જમવા આવ્યા હતા પેલા એ નો કરે રસોઈ એ થાળી મૂકી પણ રોટલી તરબતર ઘીમાં અને શેઠ તાળું કે મૂર્ખ ખબર નથી કે મારે ઘી નથી ખાવાનું આ મારી થાળી આવી ગઈ બતાવવામાં બહુ સુખ એટલે મેહમાન આવ્યા હશે કોઈ એવાનું પણ મહેમાન થોડો બુદ્ધિ તો બતાવી જુઓ આ પેલો માલ અહીંયા હું અમે બે ડોહો ડોહી પીડા રહી હા બહુ સર આ બીજો માલ આ મારો નાનકો છોકરો પીડ્યો રહ્યા કામ હોય ને નાનકો દોડીને આવે હા ઉપલે માળે લઈ ગયા અહીંયા અમારો વસ્તેરો છોકરો છે ને અહીંયા પીડ્યો હા હા ઉપર ઉપર મોટો છોકરો છે એ અહીં પીડ્યો રહ્યા હા ઉભેરમાં મહેમાન આવે તમારા જવા એ અહીં પીડા રહ્યા અગાશીમાં ગયા અગાસીમાં અહીંયા તો વધ્યો ઘટ્યો કયો સામાન હોય એ બધો અહીંયા પીડ્યો રહ્યા કેવો સરસ લોકે બરાબર છે નીચે તમે પેડ્યા રહ્યો પછી નાનો છોકરો પછી મોટો છોકરો પછી એ મોટો છોકરો પછી મહેમાન બધા પેડ્યા રે અગા છે માલસામાન પેડ્યો રે પણ સજ્જન હું એક વાત પૂછું કે આની ઉપર જાય તો બધું પીડ્યું રે બસ ત્યારે જે મિલકત કદાચ મળી જાય તોય સાથે આવતી થોડા વર્ષો પેલા આપણા ભારતના એક રાજકીય પુરુષ અવસાન થયું ને ત્યારે અખબારમાં હતું तर सौ करोड़ रूपया स्वीस बैंक में एम रही गया स्विटरलेंडस बैंक में त्रो करोड़ पैसा रही गया जेना खर्ची नाख्य जो ये तो पीड़ि रि एक राजकीय पुरुष थोड़ा वर्षो पेला मरी गया तर एनु छापा मिलल के मिलकत एन एमाउट बेहजार करोड़ ये तो वही गया અને બે હજાર કરોડની સંપત્તિ રહી ગઈ રૂમાનિયામાં ત્યાં સરમુખત્યાર નિકોલાય થયા એમણે બે હજાર કરોડ ફક્ત ચારસો નહીં લોકોને ચૂસી ચૂસી રૂમાનિયા ખતમ દરિદ્ર ભૂખ લોકોને પાઉ ન મળે ખાવા મળે દૂધ ન મળે ટુકડો ન મળે આવી રીતે પૈસો ભેળો કરી અને બે હજાર કરોડ સ્વિસ બેન્કમાં મૂક્યા અને ચારસો જુદા જુદા રૂમનો આલિશાન વિશાળ મહેલ બનાવ્યો હતો એમાંય રહેતો હતો અગાશી ઉપર તો હેલિકોપ્ટર રહેતા એવો બંગલો પણ પછી લોકોને વિદ્રોહ થયો આવું થાય ને પછી હદ થતી હતી લશ્કરે બળવો કર્યો લોકોએ બળવો કર્યો અને લશ્કર આવ્યું આ જાણી ગયો હવે મર્યા અગાસીમાં ગયો અને હેલિકોપ્ટર બેસીને ભાગવા ગયો અને લશ્કરે શૂટિંગ કર્યું હેલિકોપ્ટર સહિત પાડ્યો મરી ગયો અને લોકોએ કીધું કે એનું મળદું પણ આ રૂમાનિયાના સરહદમાં ન જોઈએ દરિયામાં દૂર ફેંકી મગરમચને ખવડાવી દીધું અને દૂર રૂમા સાગરમાં એને મગર ડેડ બોડી નાખી દીધું સંપત્તિ ભેળી કરી શું રહી ધનની ભૂમો પશવશ ગોષે ભાર્યા ગૃહ દ્વારિ જન સ્મશાને દેહશ્ચિતા લોક માર્ગે કર્માનુગો ગીવ ધન ધરતી ઉપર પડ્યું રહે પશુધન હોય તો ગમાડે બાંધું રહી જાય ઘરવાળી હોય તો સ્મશાન યાત્રામાં તો ઘરના દરવાજા સુધી જ આવે સ્વજનો હોય તો સ્મશાન સુધી આવે પોતાનો દેહ હોય જેને ખૂબ ઘી માધું ખવડાવું બધું એ ચિત્તા સુધી આવે અને પછી એકલો જીવ પોતાના કર્મનો જથ્થો લઈને નીકળી જાય છે સિકંદરની કથા શું કહે છે ગ્રીસ થી છેક જીતતો જીતતો ધ સિકંદર ગ્રેટ કે ગ્રેટ બરાબર લૂંટતો લૂંટતો લૂંટતો લૂંટતો ભારત સુધી પહોંચ્યો ને પછી થાક્યો પાછો વળતો હતો માંદો પડ્યો ઝાડા જ થયા હતા બોલો બંધ ન થયા એના ભૈદો હકીમોથી એ ખીજાયો કે તમે આટલા બધા મારા પગાર ખાવ છો ને મારું એક દર ઝાડાનું બંધ નથી કરી શકતા તો કે માલે હુજુર માફ કીજે પાનિકા ગ્લાસ મિંગવાયા એક તિલકા તનકા જીતી દવાઈ ઉસમે ડાલી તો પાણીનો ગ્લાસ આખો બરફ થઈને ગઠો થઈ ગયો મહારાજ આવી તમને પડીકા મોઢે દવા ખવડાવી દીધી છે પણ હવે તમારું પૂરું થઈ ગયું હે હા પછી સિકંદર થઈ ગયું તો આ બધું શું એક હુકમ કર્યો કે મને નનામીમાં બાંધો ત્યારે મારા હાથ આમ ખુલ્લા રાખજો કે મેં આટલું બધું મેળવ્યું છતાંય ખાલી હાથે છો મારા બધા વૈદ્યોને હકીમો ને અહીં બોલાવજો ને મારો જના જો જ હકીમો ને ખભે ઉપડાવજો દર્દીઓના દર્દ ને અહીં કોણ દફન છે दौरी तूटी आयुष्य तो अरुण बाई ने बधा मुठी लीव जगत माली मा हाथ आ जगत थी जीव सौ चाल जता यौवन फना जीवन फना जर अने जगत पन फना જીવન જુણ્યને પાપો તણા ગયું હેરા ક્ષણિક સંપત્તિ જે પોતાની સાથે ચાલે આખો ઘસી ભજનની મૂડી છે એ સાથે ચાલી આવી એમ છે એના માટે કાંઈ ન કરવું અને ડાયો કહેવાય એને આ શ્રીજી શાસ્ત્ર વેદાદી ઉપનિષદ મૂળ ખકીએ છે ભલે બુદ્ધિશાળી હોય પણ બધું ક્ષણિક સાથે ચાલ્યું અને પછી તો સાથે ચાલનારું કઈ ન ગયું પરમાત્મા નું ભજન એના માટે પાછું કઈ જોવાનું નહીં પાપ પુણ્ય નીતિ અનીતિ ધર્મ અધર્મ કઈ જોવાનું નહીં ભાઈ કુટુંબ પરિવાર કઈ જોવાનું નહીં ધર્મ દેવસ્થાન કોઈ જોવાનું નહીં પૂજો વડીલો અરે ગૌશાળાની ગાયો ગમે તેને કઈ જોવાનું જ નહીં કરો મેદ્વાન આ તો મને બિહારી રહ્યો એટલે મારે બોલવું પડે સ્વર્ગ ને નરક પડખે પડખે છે વચ્ચે એક જ ઈંચની દિવાલ છે પડદી ગયા તો હશું પણ હવે યાદ નથી એક જ ઇંટ ની દિવાલ છે તો એમાં સ્વર્ગમાં તો શું હોય ભાઈ લાય શરાબ સુંદરી નૃત્ય ગાન તાલ તાલ માલ તાશે અને નરક ની અંદર તો શું હાય હોય રોડ રપડ રેડિયા રમણ હોય અને એમાં ઓલી રાત પાડી ને શરાબ ને સુંદરીઓના બધું થાય ને વાજા પપોડા ઢૂંટ એ બધું થાય ઓણી ઓફિસ હતી ઘરે આવ્યો એની પત્નીએ કીધું કે આ આપડી દિવાલ છે ને એની પાછળ આપણે છે પડોશી છે પણ આપણે જે વાતું કરીએ છે ને એ બધી સાંભળે છે આ મોટી મુસીબત છે આ ઘર માં બીજો કોઈ વાંધો નહીં બોલ્યો કે એમાં શું તારે વહેલું કેવું હતું આપણે બીજી જાડી જ કરી નાખી લે એવી દિવાલ કરીએ તો એની વાત મને કેમ હં એટલે સંભળાય તો ખરું એટલે નરકવાળા ના બધું સંભળાવવાનું ખીજાના એ કે આને જલસા કરવા ભલન કરે પણ આઘું લઈ જાય ને સોસાયટી બદલી નાખે અરે જોવા દેતા નથી આપણો જીવ ઉકાળો કરે અને વાત એ ને હવે કાંઈ પીવાનો મળે બોટા ટચ કરી ખુલે કેવું થાય ડ્રાઇવિંગ હોય કેવું પછી બીજી પછી ભાંકું પડે પછી રે મેણું કાઢ્યું મેડ્યા બધા અને નજર ગયો હડોળ ઓલા જોવાની ના જોવાય જોવાના પૈસા બેલા ગયા તમે ના પાડશે હટવાનું નથી તમારે થાયું ના કાંકડા સડાવેલા બધા લઠપ બધા હા સ્વર્ગ વાળા પાસે હું પીપુડી હોય વાસળી હોય બીજું લઈને હું ધોકા હોય બધા વીણી વીણી ને બધા શું છે बुद्धि के लिए तम वकील खबर वकील ना अर्थ शू वकील ખીલા જેવી જેની વાણી એને વકીલ કેવાય ખીલો મારી દીધો નહીં એને વકીલ કેવાય વાણી કિલ ખીલો ખીલા જેવી વાણી ધરબી તમારે ખોટાનું હાથાનું ખોટું કરે લગભગ ખોટું વકીલ રાખવાનું કેમ પડે કર્મ કરી કરીને ક્યાંય ગયો બુદ્ધિ હતી ગયો ક્યાં છેક નરકમ અનંત દુઃખમાં ને એટલે સીધી સાદી ભાષામાં ગુણાતીવાન સ્વામીનારાયણ નાબો દીવાન એટલે આખું વડોદરા સલ્તનત ચલાવે નામ પડે છે ફેફાટે એવો બુદ્ધિવાળો એવો હિસાબી એવો બધો કુનેબાજ અને નાદ ભક્ત ભલાભા ચાર મજૂરી થાય કાપડ વણીને વેચે એમાંથી બે આનાનો પોતાનો ઘરનો વહીવટ કરે અને બે આનામાંથી સંતોની શ્રીજી મહારાજની ગરીબોની સેવા કરે અને આખોથી ભજન કરે આને ગુણાતીતાનંદ સ્વામી કહે છે આ ડાયોન હોય લોરખ છે કારણ કે કરવા જેવું આ કરે છે અને પેલા કરવા જેવું નથી એ કરે છે પાછી બીજું તમે જોયું જેટલી વધારે બુદ્ધિ એટલો પાછો વધારે ફસાય બુદ્ધિનું બહુ આવરણ છે એટલે જોજો જે બહુ ઓછા હોય એવા નહીતર તો સહજ જે આ બધું તાર્કિકતા ઓછી હોય ને શ્રદ્ધાથી પાર થઈ જાય આ બુદ્ધિ એવા ઘેટાબકરા છે ને એવું પશુ છે ને એ હોય ને તો દૂધ તો આપે પણ સાચવવું બહુ કઠણ આંગણે ગાય બાંધી હોય તો દૂધ તો થાય પણ એને સાચવવી બહુ કઠણ કારણ કે ગમે તને ખેતરમાં ગરી જાય બોલું કંઈ હોય જ નહીં તો લીટર જોતું લીટર લઈ આવે ને ખાય પણ હોઈ જાય લાંબો થઈ હોય તોય દુઃખ ન હોય તો તકલીફ છે એવું છે પણ જેમ જાજી એમ વધારે ફસાય કારણ કે જાહેર જાહેરના ઉદ્યમ સુજે એટલું બધું બે કરો તો વાત વાત માંથી મળી જાય એમ છે એ તો એવા સદગુરુ હોય રોકે જુનાગઢમાં શિવલાલ ભાઈ ખાલી પાયખા ને જાજરું બહિરભૂમિ ગયા તો સોનું અહીંથી લઈને આઈ દીધું એમાં ત્રણસો રૂપિયા કમાઈ ગયા દસ મિનિટમાં એટલે ત્રણસો રૂપિયા આજના ત્રણ લાખ થયા બુદ્ધિ કેવી હશે પણ સદગુરુ એને માથે હતા એને કીધું આ તે હું ધંધો આવી દીધો છું સત્સંગ માટે આવ્યો છો કે ધંધો કરવા આવ્યો છો બુદ્ધિ કેવી હશે જાજરૂણ લાખ કમાઈ લઈએ જો બોલો જેટલી બુદ્ધિ એટલે વધારે ફસાય જેટલા એટલા બિઝનેસ દેખાય એટલા કોન્ટ્રેક્ટ દેખાય એમાં વધારે પૈસો સલાહ લેવાના એક મિનિટના મોટા મોટા વકીલોની બુટની વાદરી બાંધતા હોય ને એટલો સમય મળી જાય ને તોય તમે બોલો ફાઇલ વાંચો ને તરત કહી ઓકે ઓકે ધીસ પોઈન્ટ ઇઝ ઓકે એ પોઈન્ટ તમે મૂકો ને તમારો કેસ આખો જીતાઈ જાય અને ફી લાગે વાધરી બાંધવા ને ત્રણ લાખ બોલો આવી ભયંકર બુદ્ધિ હોય એની તો ના નથી બુદ્ધિ છે વપરાય છે બીજે છે જેના માટે જે સાધન મળ્યું છે એ એને માટે ખર્ચતો નથી અને વધારે વધારે ફસાતો જાય છે વધારે કમાણી આવે બુદ્ધિ હોય વધારે પૈસો વધારે પૈસા આવે વધારે ભોગ વિલાસ સુજે ભોગવી શકે અકલ ભોગ માટે અક્કલ જોઈએ ભોગવા માટે પણ અકલ જોઈએ જેટલી ઓછી અકલ એટલી અકલ ઓછી હાલે એટલા ભોગ વધારે ભોગ એટલો મોટા માણસો સાથે ઘરો વધે પ્રેસ્ટીજ વધે મુલાકાતો વધે સલાહો વધે ને સલાહ એટલે તમે કહો ને વાત વાતમાં ઉકેલી નાખે ગમે એવી ગુંજ પડ્યો ને એક જણા એ કુવો ખરીદ્યો તો પછી તો પૈસા ચૂકવાઈ ગયા બધું થઈ ગયું એટલે પાછું બીજે દીધ હવે એનો થઈ ગયો ને કુવો પાણી ભરેલો મથોમાં ત્યાં તો જેની પાસે લીધો ને એ હવાય ને પાછો પાણી સિંચી કાઢવા માંડ્યો હવે કે હા યાર આ તમે શું કરો આપડે વેચાઈ ગયું છે ને હવે આ શું બધું કરો તો કે મેં તમને કુવો વેચો છે પાણી નથી વેચ્યું લાધો ફસાડો ગામમાં ડાયો હતો સજ્જન હતો એને કીધું કે આવી રીતનું છે બોલાવો એને કીધું ભાઈ શું છે તો કે મેં કુવો વેચો છે પાણી નથી વેચ્યું બરાબર છે પણ આ તો તમે લેખિત કરો તો પછી તમને એ રીતે વ્યવસ્થા કરી દો એટલે ખુશ થઈ ગયો એટલે લેખિત કરાવ્યું ભાઈ કુવો આપ્યો છે પાણી વેચ્યું નથી ઓછ કે સાહેબ આ તમે શું લેખિત કરાવો છો પછી મારો ઉકેલ જ ન રહ્યો ને તો કે કરવા દો ને લેખિત કર્યું ને સહી કરાવી બરાબર છે હા કૂવો વેચો છે પાણી નથી વેચ્યું સાવ સાચી વાત છે લેખિત થઈ ગયું પાણી ઉપર તારો અધિકાર છે કૂવા ઉપર આનો અધિકાર છે પણ વાત એવી છે કૂવો આનો છે એના કુવામાં તમે પાણી રાખો છો તો એ માગેલું ભાડું પ્રતિદિન આપો અને કાં ખાલી કરો હવે કેમ ખાલી થાય અને ભાડું માગે કેટલું માગે કેટલું આપવું બોલો કે ભાઈ પાણી સાથે કુ આપો તો ફાડી નાખો આપણે કઈ નવું છે તમે ઘણા નથી શર્ટ નું બટન સટીએ બાંધીને બેઠા હોય એવી તો હાલતી હોય પણ ડોક્ટર ને ફોન કરે અમારો બાબો વાંકો વળગ્યો હાજરી ગયા પછી ડોક્ટર આવીને ક્યાં કશું નથી બટન અવડું દેવાઈ ગયું છે જેટલી બુદ્ધિ એટલો વધારે ને વધારે ફસાય અને પાછી ખાટલે મોટી ખોટ ભગવાનમાં શ્રદ્ધા નહીં જગતમાં ફસાતો જાય આમાં શ્રદ્ધા નહીં ભગવાન હવે એ તો માનવ સર્જિત છે કેમ કલ્પના છે ઇમેજનરી છે કોઈ નથી આ તો કેવું છે કે ઊંટ હોય એ કદાચ જ્ઞાતિ ભેળી થઈને એનો ભગવાન કેવો એમ નક્કી કરે ઊંટ જેવો જ કરે કૂતરાનો ભગવાન કૂતરા જેવો માણસનો ભગવાન માણસ જેવો છે બાકી માનવ સર્જિત છે ઈશ્વર જેવું કશું જ નથી એક બાજુ આમાં શ્રદ્ધા નથી આવતી બીજી બાજુ જાય છે અને છતાંય એને આ ઈશ્વરનો ઇન્કાર કરે એને ક્રાંતિકારી ગણે અને પાછો એને હોશિયારી ગણે જગતમાં વાત વાતમાં કમાણી કરેલી એને પોતાની હોશિયારી ગણે ફસાતો જાય છે એને દેખાતું નથી એ એના જેવું છે એક જણા ડાબા હાથમાં પાટો બાંધેલો એના મિત્ર એને મળ્યો એને મિત્રએ કીધું કે શું થયું બસ આવું છે એમ મશીનમાં ગયો અરે ભગવાનની મહેરબાની આ જમણો હાથ આવી ગયો હોત તો તારું ખાવું પીવાનું બધું અટકી જાય ને ભગવાન કેવો દયાળુ છે આ હાથ બચાવી લીધો ની મહેરબાની આ તો મારી હોશિયારી ની વાત છે એમાં કેવી હોશિયારી તો કે આવી ગયો તો જમણો પણ ખેંચીન ટાબો કરી દીધો હા હા આવી પેલી બુદ્ધિવાળાની હોશિયારી છે એ વધુ ને વધુ ફસાતો જાય છે પાછી પોતાની હોશિયારી માનતો જાય છે પણ બીજી વાત એના સંદર્ભમાં શ્રીજી મહારાજ બહુ સરસ કરી કે વ્યવહારમાં બહુ જાણતા હોય તો એ અક્કલવાળા છે એવું નથી પણ એક વાત ઘા કરી કે વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ આદિ શાસ્ત્રોને યથાર્થ જાણતા હોય પરંતુ જો કલ્યાણને કંઈ ન કરે તો એ મૂર્ખ છે પહેલાંને જ માનો કે શ્રદ્ધા નથી આવતી અથવા તો એવો જોગ જ નથી મળ્યો કે જે હોય તે પણ આ ઘા ઓછો નથી આને તો ભગવાનમાં આસ્થા છે શાસ્ત્રમાં શ્રદ્ધા છે એટલે તો અધ્યયન કરે છે એટલે તેની કથાઓ કરે છે એટલે તેનો ઊંડો અભ્યાસ કરે છે એના નામથી શું થાય એ પ્રભાવની ખબર છે ઈશ્વર તત્વ કેવું છે ઝીણા ઝીણું કાતી કાતી જાણે આંખે જોઈને વાત કરતો છે અક્ષરધામ ગોલો કહે છે પેલો આવે છે જાણી એને સીમાડા બાંધ્યા હોય એ બી વાતો તમારા જોરશોરથી થતી એટલું તાત્વિક જાણતો હોવા છતાં પરંતુ એ ભજન કરતો નથી એ ભગવાનનો આશ્રય કરતો નથી એ કલ્યાણ અર્થે કાંઈ કરતો નથી એ ધર્મય જીવતો નથી હવે એને કેવો કહેવાય એને બોલ્યા કરતા મોટો મૂર્ખ કેવાય શ્રીજી મહારાજ પાસે દિનાનાથ ભટ્ટ આમોદના કેટલા શાસ્ત્રો કંઠે ભાગવત અઢાર શ્લોક એકદમ કંઠે આખું ભાગવત કંઠસ્ત ઓહો અને શ્રીજી મહારાજ મળવા આવ્યા ત્યારે દિનાનાથ ભટ્ટ ડાકોરના ડંક લખતા હતા ડાકોરનું ડંક પુરાણ દિનાનાથ લખેલું એવા પ્રકાંડ વિદ્વાન પણ મહારાજની પાસે આ હાથ જોડીને પગે લાગીને બેઠા ને શ્રીજી મહારાજે પેલું પૂછ્યું ભટજી સાંભળ્યું છે ભાગવત આખું કંઠે તો કે ફટ ફટ ફટાફટ બોલું એમ અઢાર હજારમાં તમારા કેટલા આખું મારું ના તમારા કેટલા પછી જાણો છો સત્સંગમાં શ્રીજી મહારાજે કહ્યું ભટજી એવું નથી તમારા ખાલી બે શ્લોક છે પ્રસંગ મજનમ પાશ મહાત્મા કવયો વિધુ સ એ સાધુષુ કૃતો અપાવ્રતમ અને બીજો કહો યત્મબુદ્ધિ કુડુપે ત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદીષુ ભૌમ યજિસ્યત્બુદ્ધિસલિલે કરી ચી જનેશું વિઘ્નેશું સય ગોખર જેવી દેહમાં સ્ત્રીમાં ધનમાં આ બધું જે ગણાયું છે લાંબુ કરવું એમાં જેવી આત્મ બુદ્ધિ પ્રેમ છે એવો જો સાધુઓમાં પ્રેમ ન થયો તો એ ગો છે માટે ભગવાન શંકરાચાર્ય ષડંગાદિવેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિપદ્યમ સુગદ્યમ કરોતી હરે રંગરી પદમે મનશચયન દત્તમ તત કિમ તત કિમ તત કિમ તત આટલું બધું કંઠસ્ય ષડંગાદિવેદો શાસ્ત્ર વિદ્યા ભગવાનના ચરણમાં જો એને ચિત્ત નથી દીધું તો તિમ પછી કઈ કરવા જેવું ન કર્યું આજે તો મોટા મોટા સિટી હોય ને એમાં સેમિનાર ચાલતા હોય છે જો ગણેલા ગણેલા બધા ખ્યાલ થ્રુઆઉટ ઇંગ્લિશ પ્રવચનો થતાં ડિસ્કોર્સિસ થતા હોય છે અને ટોપિક્સ કેવા સ્પિરિચલિટી ડિવોશન વન્ડર ઓફ પ્રેયર વેલ્યુ ઓરિએન્ટેડ લાઈફ વેલ્યુ ઓરિએન્ટેડ એજ્યુકેશન વેલ્યુ ઓરિએન્ટેડ સોસાયટી નેશન વેલ્યુ ઇન રામાયણ વેલ્યુઝ ઇન મહાભારત વેલ્યુઝ ઇન ગીતા હ્યુમન વેલ્યુઝ આવા બધા ડિસ્કો થતા હોય અને બધા ડૉક્ટરો વકીલોને એન્જિનિયરો ચાર્ટર્ડ એકાઉન્ટ આવા બધા સાંભળનારા હોય પ્રોફેસરો બધા મેનેજરો ડિરેક્ટરો જે તે સંસ્થાઓને મેદની પડી હોય તો આપણને એકવાર હું એમ ગયો હતો મેં સાંભળ્યું પછી મને એમ તારે મને વિચાર આવે તમને કહું છો કે આટલા બધા જો મૂલ્યની માનવ મૂલ્યની શિક્ષણના મૂલ્યની સમાજ મૂલ્યની કુટુંબ જીવનની રાષ્ટ્રના મૂલ્યની જો ચિંતા કરતા હોય તો જે તે ક્ષેત્રના બધા છે એમાંથી ઉપજ કેમ નથી આવતી પરંતુ ચર્ચા થાય છે જીવનમાં જીરો છે સાંભળે છે પણ એની જ વાત જોવા જાવ એ જયારે ચેર ઉપર બેસે છે ત્યારે એમાં કોઈ વેલ્યુ આવતા નથી કોઈ બધું ભૂલી જાય છે ઊભા કરો તો એના ઉપર સરસ બોલે છે પાછું જો થતું હોય તો ત્યાં સરસ રીતે સાંભળે છે પણ સાંભળનારા કહેનારામાં કોઈ વેલ્યુનું સ્થાપન થતું નથી નહીં તો આટલા લોકો આટલા લોકો તો ક્યાં એની જાય એક એક સંસ્થામાં એક માણસ એવો બેઠો હોય બસ પૂરી છે ને બંનેની ઘટના કો મુંબઈની અંદર વર્ષો પહેલાં જે કૃષ્ણમૂર્તિ હવે તો ગુજરી ગયા દિવંગત થઈ ગયા સ્વર્ગવાસી થઈ ગયા પણ એ તો જેવું બોલ્યા એવું જીવાય એની ઈશ્વરની કલ્પના ના તે વિશે એમાં આપણે નથી પડવું એમાં આપણને ગમે પણ નહીં પરંતુ એ જે એમણે આધ્યાત્મિકના અર્થો કર્યા બિલકુલ સ્વતંત્ર અગ્નૈવાદી હતા એટલે નિરાધાર રીતે સુખનો જે એ બોધ આપતા એ આપ્યો ને એ રીતે પોતે જીવા પણ એટલું ઊંચું બોલે કે સાંભળવા માટે પણ આપણા અકબંધ ઉપલો માળ ભરેલો હોવો જોઈએ એટલું ઝીણું અને એવું બોલે કે વધ મૂકી ભાઈ સમજવાની તો એટલી તીવ્રતા હોય તો જ લોકો સાંભળવા ને મોટા મોટા માણસો એવા હોય ભણેલા ગણેલા એ જ શકે અને એક જોક્સ આવે નહીં કોઈ હસી ન આવે કાંઈ ન આવે એમ ખાલી ફિલોસોફી જ જતી હોય અને એમાં રસ વહાવો અને છતાંય પોતે કહી દે જેને ઉઠવું હોય ચાલુ ચાલુ થયા પછી એને છૂટ છે ને છતાં કોઈ ઉઠી શકે નહીં આવું બોલતા મુંબઈની અંદર આયોજન થયું હોલ ભાડે રાખ્યો આયોજકો એમને થયું કે થોડો ખર્ચો નીકળે આ બનેલી હોય રિયલ ઘટના તમને કહું છું ભાઈ કોઈને એમ થાય કે આટલી બધી વેલ્યુની વાતો થાય હું લોકો કાંઈ નથી કરતા હું તમને એનું એક ખાલી દ્રષ્ટાંત આપું એટલે પછી આવે જો કે વિચારેલું કે ભાઈ મોટા જ માણસો આવવાના હોય છતાં આગળ આવવા બેસવામાં લોકોને એમ થાય કે અમારું ઇન્સલ્ટ થયું અપમાન થયું અમને આગળ ચેર ન આપીને અમને પાછળ કાઢ્યા ને એટલે એક નિયમ બનાવી દીધો જાહેરાત થઈ કે ભાઈ આગળ એક સો હંડ્રેડ છે એ ખુલ્લી છે સો આપણે કોઈને ઉઘરાવતા નથી સાત દિવસનો પ્રોગ્રામ છે આ બેને બાજુ બધા બોક્સ મૂક્યા છે જેને આ ખુરશી બેસવું હોય એને સો રૂપિયા નાખી દેવાના એની ખુરશી ઉપર બેસવાનું એટલે કોઈને પેલું કાંઈ નહીં પોતપોધી નીકળી જાય સમજદાર છો સાત દિવસ સુધી હાર્મોની વેલ્યુઝ ઉપર આ બધી સ્પિરિચલિટી જીવન મૂલ્યની વાતો થઈ અને બધું પૂરું થયું આવે જો કઈ બોક્સ ખોલ્યા સાત બોક્સ ખોલ્યા તો ફક્ત સાત રૂપિયા નીકળ્યા ફક્ત સાત જેમાંથી દસ નીકળવા જોઈએ સાત રૂપિયા નીકળ્યા એ ઐતિહાસિક ઘટના છે તમને કહો સાં છે તમે જ્યાં જુઓ ત્યાં સમાજની અંદર લગભગ વાતો કરવા વાળા ભગવાન જ છે સત્સંગપ્રવાચના કરવા વાળા તો જ્યાં જાઓ દરેક સંપ્રદાય છે ને હવે વાતો સાંભળો ત્યારે શું કે સંસાર મિથ્યા છે આ બધું માયા છે ધર્મમય જીવો ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રીના બધા શાસ્ત્ર પ્રમાણે જીવશો તો સુખી થશો નહીં તો દુઃખી થઈ જશો આજ્ઞાની ઉપાસના શુદ્ધ છે તો જ અક્ષરધામમાં જવાશે આજ્ઞાના ઉપાસના બે પાક છે એકાદી કપી જશે તો ત્યાં નહીં જવાય લબડી રહીશો પાળજો શિક્ષાપત્રી તો સુદર્શન ચક્ર છે બસોનો બાર આરા છે એ જેના હાથમાં હોય એને કોઈ ક્યાંય કાળકર્મમાં એમ લોપાતો નથી આ ભગવાન મેળ્યા છે અને ભજન કરી લેજો અને એમાં માલ છે આગના લોપે તો હેરાન હેરાન થઈ જાય છે એ આ બધું કેનારા છે એના જીવનમાં જુઓ ગ્રહસ્થ પાપ ન કરે એવા ભગવાન લગડા પાપ કરે પણ તમે કથા કરવા બેહાડો તો તમને આ જ કીએ કમસે કમ આપણે જે બોલતા હોય એનું હું તો કઉ પાંચ પોતે ક્યારેક કાંખ્યો મીચીને રાત્રે દિવસે મોકો મળે ત્યારે વિચારવું જોઈએ ને કે હું હું કઉ છું હું હું કરું છું કમસે કમ તો એટલું વિચારો પાંચ ટકા હાલો પંચાણું જવા દો કારણ કે ઘણી બોલવું જ પડે આમાં આવે બ્રહ્મરૂપ વાત આવે તો બોલવું પડે પણ તો ન હોઈએ પણ બોલવું તો પડે ને તો થાય શું હાલો ને પણ પાંચ તો માણસ વિચાર કરે કે હું બોલું છું શું ને કરું છું શું હૈદ વટાવી જાય હૈદ એ ભગવાન ભજી લેજ આ છે ને સંસારનો ચીચોડો છે એમાંથી એટલો સમય કાઢ્યો અને ભગવાન ભજ્યા એટલું કામનો તું ભજે ભગવાન નો ભરોસો રાખજો તારે છે એ રાગ દેશ મૂકી દેજો રાગદેશ નથી તું ઊભા કર્યાનું મોં કાળું કુસુમ તો પાણીના ગોળા હુકાઈ જાય તું ઊભા કરસ તું કલહ કરસ તું ટાંડી લગાડેસ કલહમાં હખી બેઠા હોય હળી કરશ પાંચ મિનિટ તો જો મૂર્ખ સરદાર કે તું શું કરશ ને શું શું બોલેશ એ અવગુણ અભાવ લેતા જ નહીં એ તો ગટરના ઢાંકણા ખોલવા જેવું છે ढाकण खोले पहली गंज को अभाव लू खोल तू खोल ढाकण तो कोने कह तू मारू एटू हारू, नहीं, हारू मारू। बीजा में हारू हो सारू ले तन देखाय ते क्या कोई नारू देख पक्षपात करता नहीं हो खरख जीवजो तू कर बीजा ने दे सलाह 5 મિનિટ તો બે તું ભગવાનનો ડર રાખજો તારે છે તો ખરો હું ધંધો લઈને બેઠો છું ભંડી જોવે એને શ્રીજી મહારાજે વિચમાં વીસમાં વચના મૃતમાં પ્રથમ ના કીધું કે જે પોતે પોતાને નથી જોતો એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે ઘેલામાં ઘેલો છે મૂર્ખમાં મૂર્ખ છે નીચમાં નીચ છે હ હ હે હવે પોતે જોતો નથી જાણે છે બધું જાણે છે પોતે નહીં એટલે વિધવાનો મહા મૂર્ખ છે એટલે ભણવું એ પાપ નથી હોય ભણવું એ ખોટું નથી શાસ્ત્ર તો મહાદિવ્ય ચક્ષુ છે શાસ્ત્રાધ્યનને કોઈ દિવસ રોકાય નહીં પરંતુ એ શાસ્ત્રાધ્યયનની સાથે જેણે પરમાત્માની ઉપાસના કરી છે એના જેવો કોઈ વંદ્ય પૂજ્ય અને સત્સંગનો સેવા કરનારો કોઈ નથી અને ઘણી વાર તો શાસ્ત્ર અર્થ ને અનર્થ ભીણ્યાનો એવા જ ગોથા મારતા હોય ને બીજાને ભામણે ચડાવતા હોય ભણવું ખોટું નથી ભમવું ખોટું અભ્યાસ જાગ્યા પછી ભમવું નહી બહુ પાનભાઈ ભમવા માં દુઃખ છે રૂમ ભાડે રાખીને દેતા હતા ભણતા હતા પાડો સારો છે સાંજનું ટાણું તે એને ત્યાં દૂધ પાક વહીધ્યો એક લીટર જેટલો તે બિચારા છોકરા જ્યાં ત્યાં રેકડીએ ખાતા હોય લોજમાં જમતા હોય મેસમાં જમતા હોય આવો દૂધ પાકીને ક્યાં મળે એટલે બિચારે બાઈ સારા એટલે સાંજે પહેલાં આવીને કીધું કે જો આ લોટો તપેલી દૂધ પાક વધ્યો છે બીજો એ ત્રણેય જમીન હજી આવ્યા કોઈ રેસ્ટોરાંમાં એટલે ત્રણેય કહેલા હાલ એમ નથી એમ કરો ફ્રીજમાં મૂકી દો અને જેને રાતે સારામાં સારું સ્વપ્ન આવે ને એને હવારે આ દૂધ પાક અધિકારી એને પી જવો ગયા હવારે ઉત્તર મારી શું ઇન્દ્ર મહારાજ આવ્યા વેમાન લઈને મને કે હાલ સ્વર્ગમાં તને લઈ જવો ત્યાં ગયો ત્યાં તો ઇન્દ્રના સિંહાસન ઉપર મને બિહાર્યો એ જાકા વાંકા અને અપ્સરાઓ નૃત્ય થમધમાન ગંગનાથ એવી આબોહવા મંદ શીતલ ને સુગંધ હવાઓ થાય ઓહો પારિજાત વૃક્ષો નંદન લાગેલું ઓહો શું આનંદ શું અપ્સરાવો શું ધરતી મજા પડી ઇન્દ્રિય મને કીધું તું મારો ફ્રેન્ડ છો ચાહે આવજો તે બીજા કે તને શું આવ્યું મને મને તો રાધા તેડવા આવ્યા વિમાન જે ઇન્દ્ર પાસે હોય ચટણી થઈ જાય ઇન્દ્રિયની આગળ સુખ એવા દિવ્ય ગોવાળો ગોપીયો રાસ આ રાસ રમે કૃષ્ણ છે શું લહે શું લહે કાલિય શું લેહ કાલીએ વાત મૂકી દ્રિ કૃષ્ણ કીધું તારા માટે આ અંકે છે ત્રીજાને કીધું તને તો કે ભાઈ હું હું તોતો ને તે મને કોઈક જોરથી ઘુસતો માર્યો લલું તો હફળીને બેઠો થઈ ગયો મે જોઈ તો હનુમાન સામે ઊભા મે કે બાપા સુકા મારા હાલ દૂધપાક પી જા ઊભો થા તું મારી નાખું નઈ તાર મારી છે પી જા મેં કીધું પણ મારે બે જીવાયેલા મને કે પી ઓલા કે તું પી હું કરું એટલે આટલી બધી ધમાલ બોલી તે અમને બાજુ માંથી જગાડા નહીં ઓકે મેં બહુ રાઈડું નાખી પણ તું ગોલોક માં તું સ્વર્ગમાં મેળો પીડ્યો નહી આમાં રહી જાય છે આ દૂધ પાક પી જાય છે એટલે જે ખરેખર જે ભગવાન ની સ્વાદ લઈ જાય ને એ આ દૂધ પાક પી ગયા જેવું છે ભાઈ ભણેલા હોય ને ન પીએ કેવો ઘણી વાર પીવે છે એવા વિદ્વાનો થયા છે એટલે હું કઉ છું આ બંધ કરાવો તો પાછું નથી બંધ કરું એટલે મૂળ તમારી જ દાન જ છે ભજન કરવા દેવું દૂધ પાક પી જાય આ ઓલામાં અટવાયા વગર દૂધ પાક પી દૂધ પાક પીયા તો કરતો નથી દૂધ પાક નથી પીતો ખાલી ચર્ચા દૂધ પાક કરે છે અને ઓઇલો પીએ છે અહીંયા આપણે એવા ઘણા માલો લાંબુ નહીં કરીએ ઘણા એવા હરિભક્તો થયા છે સાવ ગામડાના હોય અને કેવા એ સુરાચર હું મારો હું દોરી એવા રસ વયા ગયા હોય એવા એવા ભગવાન સાવ વાત વાતમાં મહારાજની જયારે વાતો કરીને પહોંચી જાય એવા એટલે ડાહો કોણ દૂધ પી જાય એક વાત આપણી થોડીક વાર દિલ્હીના ફૂટપાથ ઉપર રેકડી લઈને પથરનું પાથરીને એની સગવડ આપણમાં કંઈક બેઠો ચાલો ને એ વેચો તો બધી વસ્તુઓ એમાં ઝવેરી નીકળ્યો ઝવેરી નામ નજર પડી કાચનો ટુકડો પણ ભાઈ પચીસ હજારનો નંગ અને ઓલો વેઇટ પેપર તરીકે આમ તે મૂકવા શોભાના ગાંઠિયા જેવું મૂકેલું એટલે ઝવેરી આવીને કીધું આવા ટુકડા શું આ રાખો અરે બાપા મળ્યા હોય તો રંગબેરંગી કોઈને હારા લાગે આકૃતિ દોરે ને રાખે ઘરમાં વેચવા માટે કેટલા લેવા પચીસ રૂપિયા પચીસ હજારનું નંગ પચીસ રૂપિયામાં પણ ઝવેરનો જીવ લોભનો કટકો હ આના પચી હોય પાંચ દઉં બોલો કે ભાવ બગાડોમાં ભૈયા જાઓ પચીસ દઈ દો તો આપું એટલે આપણ આ કોઈ નહીં લઈએ ધૂળ ચડી ગઈ છે જોતો નથી હું તને પાંચ દઈ દઉં છું લઈ લે ને કે આમનો ભી ઓછા તારે ફેંકી દેવો પડશે એ હું જે કરું એ સાહેબ તમારે ક્યાં જોવાનું છે મને પછી આપો આપી દઉં જવેરી ને એમ કે મારે બીજું ખરીદી જવું છે માર્કેટમાં બધું ખરીદી પાછો વળી આ કઈ વેચાવાનું છે કેદું પીડ્યું છે ક્યાં જવાનું છે ત્યારે ઉતરીને પછી હાજર પાંચ રૂપિયા દઈ દે જાણે છે પચીસ નો છે પાછો આવ્યો ને એ તાણે આમ એને આવવું છે જોવું તો કોઈ માણસ બીજો હોવો તો એ આમ જોતો હતો એ જવેરી છે એને જાણ્યું એને કરી કેટલા પચીસ આ લે પચાસ આપી દે લેન ગયો અને પોચો આયો તમે તો પચીસ ધાર્યા હતા ને પચા મળ્યા તમારે તો આખી હતી ને કે પચીસ હજાર નું નંગ છે તો તમે શા માટે પાંચ રૂપિયામાં આને ગુમાવ્યા પચીસ મૂર્ખ સાહેબ હું નથી મૂર્ખ તમે છો એમ જેને એટલે કે આપણને આવો હરીવર હીરલો એમ મળ્યો અને એ પચીસ હજાર નો નહીં કોઈ આંખ ન થાય એવી કિંમતનો પુરુષોત્તમ નારાયણ મળ્યા છતાંય તો મૂર્ખ કોણ અને કેવો ભાઈ અલિયા ખાચર ગામડાના વેદ વેતાના ભીણા નહોતા શાસ્ત્ર ભણ્યા નહોતા એને કોઈ ડિગ્રીઓ નહોતી એ ઇંગ્લિશ જાણતા અને અલૈયા ખાચર ઘરમાં હતા બેઠા તા કુંભાર ને બોલાઈ આવેલા નળિયા ચાળવા માટે ચોમાસું આવતું હશે ને કુંભાર નળિયા ચાળતો હવે એનો કઈ શું થયું જે રામજાને કાળા વિ ગયો છે આકાશ જમદૂત લેવા માટે આવ્યો કિભાંગ તો આવીને આમ કરીને આમ ઓલાનો કોલર પકડ્યો હોય ગડગડતો એવો બી ગયો ને પીળ્યો ચાળવાની ઠે ખાટલો ઢાળેલો હતો અલૈયા બાપુ સ્વામિનારાયણ ભગવાન અઠંગ ઝીંજા વદન એના ઢોલિયા ઉપર જઈને પડ્યો ત્યાં બાપુએ ચીજ સાંભળીને એટલે અંદરથી દોડીને આવ્યા હેલા શું છે જમ બાપુને જોઈને ભાગી ગયો જો આ હરિભગતનો જે પ્રતાપ છે હા માર્યો જમ ગયો ઊભી પૂછડીએ ગયો કુંભાર ધ્રુજે હાથ ફેર્યો શાંતિ થઈ દરબાર મન ઘરે જવા દો ના ના નળિયા કોણ ચાલશે મારી નાખે બોલ્યો ચડેતર થાય છે તું ચાલ હું સામે બેઠો છું મને મારી સામું જોતા જોતા નળિયા ચાર કાંઈ ન થાય લ્યો બોલો એક એવા હરિભગતની સામે જુએ કાળકર્મ માયા એ આની સામ ન જોઈ શકાય જે સત્સંગની આપણે વાત કરી જો અને ખરેખર કુંભાર ન જમ લઈ શકે એક વાર એવું બન્યું કે એ તો વાત કરતા જ ને સત્સંગમાં કહેવાય છે કે ભાઈ અમે સત્સંગી હોઈએ સારા અમારા ગોળાનું કોઈ પાણી પીએ અમારા હાથ નું કોઈ રોટલો ખાય હે તો એને કલ્યાણ થાય જ અલિયા બાપુ તો કેતા હોય અરે કલ્યાણ તો મારી વાહે ઢરડા કોને જોઈ છે સ્વામી પ્રતાપે માગો અમારે હારે રહ્યા હોય અમારો રોટલો ખાધો અમારા ગોળાનું પાણી પીધું એના કલ્યાણમાં સંશય નહીં આવી વાતો કરે દરબાર ગયેલા બાય ને પાછળ એને પહાય તો દરવાણી દરવાણી ચોકીદાર રહેતો એનું નામ જેહલો બનેલી વાત એ બાપુ બાર ગયા વાહે બપોર પછી જેહલો ગુજરી ગયો ગામના પછી હોય માણસો આવે અગ્નિસંસ્કાર માટે જ ભૈયા જે બાપુ ધતા નહીં દરબાર હતા નહીં તે જઈને ચિત્તામાં જેહલા ને પણ ગણગણાટ કરે અમારી વેળા રે અમારો રોટલો ખાય અમારું પાણી પીએ ભગવાન કલ્યાણ થાય ભગવાનના ધામના તેડા આવે આ ગયો લાકડો બમ્બકારી મારતો હા એટલે પતે આ સ્વામિનારાયણ વાળા બધી આવી જ વાતું કરે છે એ બધા લાકડા વાકડા ગોખને અગ્નિસ બેન દેવાની જ્યાં તૈયારી કરે ત્યાં ઘોડે ચડીને એટલે ગામેથી બાપુ આવે ને એમણે જાણે કોઈ સમાચાર આપ્યા કે જે મરી ગયો ને અગ્નિસંસ્કાર આપે હે મારે રજા લીધા વગર હા સ્મશાન માં ગયા ને હજી અગ્નિસંસ્કાર ના કરવાની વાત ત્યાં દરબાર હાકોડો મેળેલા રેજો કાઢો કાઢો લાકડા ઉપરથી કાઢો પણ બાપુ શું છે અરે મને મળ્યા વગર જવાય કેમ એમ ભયો બાપુ એ પતી ગયો અને એના પગ ઉપર થપાટ મારીને અલ્યા ખાચર બોલ્યા કાલે વાત છે એ જેહલા બે થાપલી મારીને ત્યાં જેહલો હળવળી બેઠો દોડીને દરબારના પગમાં ભડ્યા અરે દરબાર આ તમે શું કર્યું એ મહારાજના ચરણનું સુખ લેતો હતો સ્વરૂપનું સુખનું લેતો હતો અક્ષરધામમાં મહારાજની સાથે બેઠો હતો તમે હાંકોટો પાર્યો મહારાજે મને કીધું દરબારને શું કામ છે બાપુ તમે બીજો ગોતી લેજો મને રાખતા નહીં મને આ લોકમાં હવે નહીં ફાવે મને જવા એ દિવ્ય લોકમાં બાપુ કે તારે જાવું તો જા પણ જો આ ગામ લોકોને કહેતો જ તું ક્યાંય ગયો છે બધાને કીધું ભાઈઓ હું તો ભગવાનના ધામમાં ગયો છું હવે એક સેકન્ડ મને આ લોકની ગંધ ગમતી નથી લ્યો જય સામેના ચિતાવળ લાંબુ દીન હોઈ ગયો અગ્નિસંસ્કાર કર્યો આ પ્રતાપ જે હરિભગતમાં આટલો છે તો એ જેની ઉપાસના કરે છે એ પ્રભુ એ પુરુષોત્તમ નારાયણ હરિર લોર લો લાજો રે મંદિર માં મહામુલો હીર લો લાજો રે મંદિર માં હાથ લાગ્યો છે બેની અજકિક આવો હરિવર હીરલો 25,000 હજારનો નહીં કરોડો નો છતાંય જેને મળ્યો અને એ ભગવાન ન ભજે એને મૂર્ખ કે બધા વિષયોમાં પડ્યા છે ત્યારે ભગવાનનો ભક્ત છે એ હરિભરનો રસ લે છે એ ડાયો છે એ મૂર્ખ નથી પણ એક વાત હજી કઈ દઉં વરસાદ તો છે ને ચિંતા નથી હવે પાંચ મિનિટ જેવું થશે સ્વાર્થી થવું સત્સંગમાં પરમાર્થી થાય સ્વાર્થી થવું બહુ પરમાર્થી ન થવું એટલે આ રાહત કરવી નથી હો પણ સમજજો જો એક હાથ હૈયારું ખેતર છે સાત જણા ભેળા થઈને રાખ્યું છે અને એમાં કળથી વાવી છે કળથી કળથી જોઈ છે ને પથરી થાય ત્યારે ઉકાળો કરે હળો કોઈ રીતે બફાય નહીં કુકરમાં નાખો ભઠ્ઠામાં નાખો એવું કઠણ પાણા જેવું એ કળથી વાવી છે બીજું એક ખેતર છે એ તમારું સુવાંગ છે એમાં શું વાવ્યું છે ઘઉં ને એવી સરસ મજાના અનાજ વાવ્યા છે એ સુવાંગ છે બોલ્યું સાત સયારું વાવ્યું શું કળથી કોઈ એનો ભાવે ન આવે ધડો ન પૂછે પણ તો સવારથી હાજ સુધી મંડીનો કળથીના ખેતરમાં પાણી પાવા જાય નીંદવા જાય ગોળવા જાય રખોપો કરે આ બધું કરે રાખે એમાં ને એમાં તૂટી મરે અને ઘરના ઘઉં આવ્યા છે ત્યાં પાણી પાવા ન જાય નીંદવા ન જાય ધ્યાન રાખવા જાય પંખી ઉડાડવા ન જાય કોણ ડાયો કહેવાય એમાં તમારું કુટુંબ સંસાર છે ને એ ભાગ્યુ ખેતર તો છે જ એટલે ભાગ્યે પડતું હાથ જણા ના આવે એટલું કરાય હા થયારું છે પણ પાછું છે કળથીનું ખેતરો એમાં કઈ બીજું પાકે નહીં તમે ગમે હોય છોકરાને એન્જિનિયર ડૉક્ટર કરી દોછી એમ કે છોકરા એક મહિના તારે ઘરે રહો છો મારા ઘરના જ નહીં ફાવે શું છે ફાધર તમે કેવી વ્યવસ્થા કરી દઈશ અહીંયા સાથે નહીં કળથી નીકળે કે ઘઉં કળથી જ નીકળે હા થયારું કરવાનું છે એટલું થાય ભાગ્યુ જેટલું આવે એટલું કરવાનું પણ ધ્યાન રાખવાનું કે કળથી નીકળવાની છે ઘઉં નીકળવાનું નથી અને આ જે આત્મકલ્યાણનું પોતાનું જીવનું ખેતર છે ને એમાં ઘઉં આવ્યા છે એનું થોડું થોડું જતન કરવાનું છે તો મબલક ઘઉંનો પાક આવે અરે સરસ મજાની ગાયના ભેંચના ઘીમાં ચોપડીને જબોળીને કોણી કોણી રોટલી ખાવ એવા ઘઉં આવે અરે કળથી ડોબુ વગદોળ વગદોળ કરી મળી જતું ગાય દાંત પડી ગયા કેટલાય નાંત તોય એમાંથી કાંઈ કળથી હવા દો સ્વાર્થી થાવું પરંતુ એ જે લોક વિદ્યાઓ છે ને એ તમને વિદ્યાલયમાં મળશે આ કળથીના ખેતરના કેમ પોષણ કરવા કેમ એન્જિનિયર થવું કેમ ડોક્ટર થવું એ બધું કળથીનું ખેતરમાં કળથીનું જ શિક્ષણ છે વિદ્યાલયોમાં એ કેમ વધારે પાક આવે એ વિદ્યાલય એક વાત આવી ગઈ કોઈ પ્રોફેસર હોય તો માફ કરે પણ એક પ્રોફેસર જાતા હતા અને ગરી ગયા પાગલખાના એટલે પાગલખાના જે હતા ને એમણે કીધું આવો પ્રોફેસર સાહેબ લે હા શું છે આમાં વિદ્યાલયમાં કાંઈ ફેર નથી પેલા પાગલખાના વાળા મેનેજરે કીધું કે આ વિદ્યાલયમાં નામાં કઈ બહુ જાદો ફેર નથી સાહેબ તમે અહીંયા આવી ગયો બરાબર છે અરે શું ફેર નથી તો જો માં ખોટું ન લાગે તો એક વાત કહી દઉં અમારા પાગલખાના એવું છે કે માણસ ગાંડો હોય અહીં આવે ને હાજો થઈને જાય અને તમારી શાળા કોલેજમાં ડાયો આવે ને ગાંડો થઈને નીકળે અને તમે એટલું કરો છો એટલે આમ આપણે હરખું કહેવાય અહીંયા આવો નહીં આવો બધું હરખું જાય કળથીના ખેતરનું શિક્ષણ વિદ્યાલયોમાં છે અને આ ઘઉંના ખેતરનું શિક્ષણ આવા સત્સંગમાં છે એ આપણને સત્સંગમાં બુદ્ધિ આપે છે વિદ્યા આપે છે કે ઘઉંનું ખેતર ક્યુ છે એને કેમ પોષણ આપવાનું છે કેમ પાક લેવાનો છે એટલે એ જે કરે એ ડાયો છે બીજી એક વાત કહી દઉં એલો ઘોડો પાવા ગયો ને તો કોષ હતા ને જૂના જમાના તે ઓલો કોષ ચિંચે ને તો એલું ઉપર હોય ને કીચડું કીચડું કીચડું કીચડું કીચડુંક થાય એટલે ઘોડો પાણી પીવે ને તો થાય ને ચમકે પાણી ન પી શકે અલગ ઘોડેશવારે કીધું કે ખેડૂતભાઈ જરા જ કોષ ઉભો રાખો ને તમારો ઘોડો પાણી પી લે તો ઊભો રાખીશ ને તો પાણી નહીં નીકળે મને ઉભો રાખવાનો કોઈ વાંધો નથી પણ એ કીચડું થાય ને તો જ પાણી નીકળશે એ કીચડુંક કીચડુંક થાય એમાં તમે પાણી ઘોડાને તમારે પીવું પી લ્યો બાકી તમે એમ માનો કીચડુંક કીચડુંક કીચડુંક બંધ થાય અને પછી હું પાણી પીવું એમ તમે નક્કી કરો છોકરાને બધા બધા ઠેકાણે થઈને કીચડું કીચડું બંધ થાય પછી હું માળા જે ચેતા રામ એમાં કાંઈ ન થાય આ બધું ગોઠવીને એક છોકરા ને આ સેટ કરી દઉં પેલા અમેરિકા સેટ કરી દઉં પછી આમ કરી દઉં આમ કરીચડું કઈ બંધ થવાનું નથી કારણ કે ક્યાંથી થાય થાય ક્યાંથી તમે છોકરા વર્ણાવો પરાવો ત્યાં તો એને છોકરું થાય ત્યાં એનું કીચડું કીચડું ચાલુ થાય એટલે આમાં કઈ બંધ થવાનું છે ભલા મા એમાં જે પી લીએ અને કામ કરી લે હરી ભજવાનું એ કામ નો છે હવે એક છેલ્લે વાત આ બધી જુદી જુદી આમાં બધી આવી છે ને વિચારી વિચારી ને આપણે જ કરવાનું છે આ બધું અમારે મોટા વ્યવહાર હોય તમારે સાધુ નહીં હોય પણ એ કીચડું કીચડુંક થાય એમાં જે ભજન કરી લે તો થાય નહીં આગે ધંધા પીછે ધંધા ધંધા મધ્ય ધંધા ધંધા મધ્ય ધૂન લગાવે ઓહી સાહેબ કે બંધા એ તો એ જ કરવું પડે હવે એક જ વાત એવી મીઠી મત જેવી પછી પૂરું કરી દઉં મહારાજ માંગરોળમાં મૂળજી શેઠ ને ત્યાં જમવા જતા હતા ત્યાં એક વાણીઓ ગાંડો થઈ ગયેલો ત્યાં રસ્તામાં ત્રાજુ લઈને બેઠેલો અને કાંકરા ધૂળ ગોબર એટલે ગાયનું છાંડ એવું બધું ત્રાજવા ભરી અને બૂમ પાડે એ લ્યો સાકર લ્યો એલચી લો બધું કરે મહારાજ કે મુળજીભાઈ આ શું કરે તો મહારાજ એ કબો ગાંડો છે એને વેપારમાં ખોટ ચહકી ગયો એટલે હવે આ ધૂળને ગોબરને છાંડને મૂતરને એવું ભરી ભરીને જોખીને બૂમો પાડ્યા રાખે છે કે લો લ્યો ઘઉંને લ્યો જાયફળને લ્યો એલચીને લ્યો સાકર મારા કે બહુ સાચી વાત છે ભાઈ એ ભગવાન ન ભજે ને એ બધા આ સંસારમાં કબા ગાંડા છે સહજાનંદ સ્વામી મહારાજ